એસો પંચણ પાવ પણાસણો મંગલાણં પાવપણા સવેસિં પડવમાં વૈ મંગલ ओम नमो भगवते वासुदेवाय ओम नम शिवाय नमो वरी નમો સિધાણ નમો આય રિયા નમો નમો લોયે સવ સો પંચ મુક્કારો સૌ પાવપણા મંગલાંચી પડવમ હૈ મંગલ વાસુદેવાઈ ઓમ શિવાય જય સચિદાન स्वभा से सदगुरु अगुरु लघु सर्वग्न है માસિદ્ધ પરમ ગુરુ સત્ય નિશ્ચય વંદ્ય તે ત્રીસ કો ગણ કો વિસ્વહિતા સ્વાગતમ વિષ સ્તમ જગ કલ્યાણક યગ્ન મેકલ્યાણક યગ્ન મે મંગલમય દોઆશિષમ મંગલમય દો શિષમ સ્વરૂપી મોર તમો સીધરૂપી તમો ગલતી ભૂલકો માફી દો ગલ ભૂલકો માફી દો જબ હાર સદબુધિ હોવા સદબુધ્ય હો નિશ્ચય મે અભિવ દો નિષ અભિવસિદ જયિદા જય સચિદાંદ બેઠા છે બધા ને આપણે આગળની સીટ ઉપર લેડીઝ બધી બે આગળ બેસે તો જ લાભ મળે છે એવું છે પુરુષો માં જોજો કાયમ મળે નિમંત્રકો ની રાખતા તમ લોકો જે પાછળ બેઠા બેઠા લાભ મળે ને આગળ નહીં મળે કોઈ દળો ને મંત્ર વખતે હંમેશા ધ્યાન આપડું મંત્ર તરફ હોવું જોઈએ દાદા ભગવાન ખાલી કહ્યું કે છતાં પણ આપણે બોલી શકતા નથી અપ્રાપ્ત પહેલા બધી વસ્તુ કરવા જઈએ છીએ જે પ્રાપ્ત હોય છે ભોગવતા નથી ને જગ્યા અપ્રાપ્ત છે અત્યારે એની આપણે ચિંતા કરીએ છીએ શું કરવાનું બધું જ્ઞાન ક્યાં જતું રહે છે બધું જો ભાઈ માં કોઈ બેઠા છે આગળ જોઈ લો જય સચિદાનંદ એ પગડી વાળે ભાઈ કીધા રે પગડી સંભાળો જય સચિદાન જય સચિદાન હે દાદા ભગવાન ભગવાન હે પ્રગટ જ્ઞાની પુરુષ કનુ દાદાજી હે પ્રગટ જ્ઞાની પુરુષ કનુ દાદાજી અમારી સાથે અહી બિરાજમાન આપનું અખંડ સાનિધ્ય આપનું અખંડ નિધિ દાસ આપનું અખંડ નિધિ દમને ક્ષણે ક્ષણે વર્તો અમને ક્ષણે ક્ષણે વર્તો ભગવાન જેવો શુદ્ધાત્મા નિરંતર વર્તે છે તેવો જ શુદ્ધાત્મા અનુભવ તેવો જ શુદ્ધાત્મા અનુભવ અમને પણ નિરંતર વર્તે અમને પણ નિરંતર વર્તે નિશ્ચય અને પ્રબળ પુરુષાર્થ આપો અને ઉપયોગ માં જ સ્થિર રહેવાની નિરંતર શુદ્ધ ઉપયોગ માં જ સ્થિર રહેવાની પરમ શક્તિઓ આપો પરમ શક્તિઓ આપો જય સચિદાન જય સચિદાન સચિદાન જય સચિદાન સચિદાન જય સચિદાન મારું સ્વરૂપ મુજને મારું સ્વરૂપ મુજને સ્વામી નથી જણાયું સ્વામી નથી જણાયું તેથી કરો છુ દર્શન થી કરું છું દશન શ્રી મંદરા માર શું મારું સ્વરૂપ મુજને મારું સ્વરૂપ મુજને जड़ा मे थी करो चु दर्शन ए थी करो छो दर्शन श्रीमंद रो श्रीमंद दि सा आत्मा दे हिन्ना हरिहंत स्वानुभवती हरिहंत स्वानुभवती ભાવ જન્મોિ સાંભળું છે જન્મોતિ સાંભળું છે આત્મા દેહ બિન્ આત્મા દેહ બિન્ હરિહત સ્વામી हरिव तस्वती वीदार भाव बीदारो भाव प्रज्ञा जेनी प्रगछ प्रज्ञा जेनी प्रगछ प्रज्ञा ज्ञा कल्यु सुधारो कल पियो सुधारो ज्ञानी पुरुष पासे ज्ञानी पुरुष पासे चुनिहारो तू पण चुनिहारो चनी प्रकाश्य जेनी कल पी सुधारू या कल पिहू सुधारू ज्ञानी पुरुष पास ज्ञानी पुरुष पासे कौन जो निहारो कौन झोनिहारो મામી નથી જણાયો મામી નથી જણાયો ખેતી કરો જોશન ખેતી કરો છુ દર્શન કમાર He t referred on લોક તારાતા વર્તમાને વર્તમાત્મવીમો અતમવીમો નિર્વેદ તન્મયાંગે નિર્વેદ તન્મ આપ તો ત્રણ લોકને તારવાનું સામર્થ્ય ધરાવો છો અને દેહ સાથે સિદ્ધ ભગવંતનું સુખ માણો છો અધ્યક્ષણ આત્માની સન્મુખ રહેનારા છો અને સર્વજીવો ચાર ગતિના જીવો સાથે નિર્ભેદ છો તો આપતો સર્વ અમને તરણ તારણ છો અમને તારવાનું સામર્થ્ય છે તમારે તો અમારી એક અરજી સ્વીકારજો પ્રિયોગાર પ્રયોગ લોક સીતાર વર્તમાને સીતાર તરતમાને અક્ષરત્મ ભીમો અદ્યક્ષરણાત્મવી મો तन्मया तन्म गेकार प्रेम अर्च જી શ્રી સિમંદર સ્વામીની સન્મુખ ઉપસ્થિત રહ્યા થયા છીએ એટલે આખા બ્રહ્માંડને પ્રકાશનારું અનંત જ્ઞાન અનંત દર્શન અનંત અવ્યાબાજ સુખ સ્વરૂપ જે એમની સ્થિર છે અને જે તીર્થંકરત્વ પામેલું પૂતગલ હજી સવા લાખ વરસ ત્યાં રહેનાર છે દાદાજીએ આપણનો તાર જોડી આપ્યો અને કહ્યું કે અહીં રહે રહે પણ તમને હાજરનો લાભ મળશે એ આપણે પામ્યા અને આપણી પાસે જે કંઈ પણ ભાવપુષ્પો બધાય પ્રકારના હતા એ બધાય પ્રકારથી આપણે એમનું આંતરભાવનું પૂજન કર્યું અને તે પાછું હું શુદ્ધાત્મા છું મારા સ્વભાવમાં સ્થિરતા સાથે એટલે કે નિશ્ચય વ્યવહારનો જે માર્ગ તીર્થંકર એની પરિપૂર્ણતાનો પ્રતીક છે અને આપણે તે તરફના યાત્રા પ્રયાણમાં છીએ અને જેમણે આપણું અનુસંધાન કરી આપ્યું એ તીર્થંકરત્વ દાદાએ કહ્યું કે પૂર્ણિમાનો ચંદ્રમા અને તીર્થંકરોના ઘડવૈયા એવા આ જ્ઞાની ભલે પોતાને ચૌદશનો ચંદ્રમા કહો પણ બીજી બાજુ કહ્યું કે તીર્થંકરોના ઘડવૈયા અને આપણને આટલો અદ્ભુત શુદ્ધ ઉપયોગનો યોગ આપી ગયા છીએ એટલે આપણે આપણે જે જ્ઞાન દ્રષ્ટિ પામેલા છે આપણો ઉપયોગ ગોઠવી લઈએ કે હું સિમંદર સ્વામી જેવો શુદ્ધાત્મા છું હું દાદા ભગવાન જેવો શુદ્ધ છું અને જ્યારે હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું ઉપયોગ ગોઠવું છું એટલે વ્યવહાર અને નિશ્ચય કાલે પણ કનો દાદાએ ફોડ પાડ્યો હતો કે મનવાણી કાયાના રિલેટિવ વ્યવહાર ધારાના જે કંઈ પણ પરિણામો બધા ઉત્પન્ન થયા કરે છે અત્યારે આપણે અહીંયા બધા છીએ એટલે ભક્તિના सुंदर धर्मध्यान आ बद परिणाम है यपरिणाम पर हूँ चेतन परिणामी एवं स्वस्वभावी शुद्धात्मा छु मेरी स्थिरता अँ मैंने आपोप सहजे कलाकों सुधी वर्ते हैं दादाजी ने अपनी यार्थना है कि क्षणे क्षण ख़ण, मारू रिलेटिवत्कृष्ट भाव परिणाम में लघु भाव विनयपूर्वक अने रियल उत्कृष्ट उपयोग परिणाम थी रहे आजना प्रसंगे आप यात्रा पगथिया में आप एट मैं क्या रिलेटिव मा? पन खाली भाव रहो छे। जे कहींप खाली थत हूँ भाव रोजे खाली थत हजीप कईपण करता भावना पड़छाया रहें तो ये मरा निकी जाए कालेक पद में आयु तू करता हूँ छूटेली सहज प्रकृति तो ज्ञा पद है સિમંદર સ્વામીને તો યાદ કરીએ તોય અશુદ્ધિ ભાગી જાય જ્ઞાનીને યાદ કરીએ તોય આ પૂતગલની અશુદ્ધિના વાદળા જવા માંડે એમના વાતાવરણમાં પહોંચીશું એટલે જે આવરણ કરનારું બાકીનું બધું હશે જતું રહેશે પણ એ તો પહોંચીશું ત્યારની વાત છે અત્યારે આપણે પુરુષાર્થ યોગમાં મૂકીને આપણે એટલું જ માગીએ છીએ કે હે દાદા ભગવાન તમે તો ક્ષણે ક્ષણ સસંવેદનવાળા તમારા અનંત જ્ઞાન અનંત દર્શન અનંત સુખ સ્વભાવને અનુભવતા એમાં સ્થિર છો अमने एवं आपो कि आ प्रकृति जे कहींप खाली थता मल भूलना वाओ रहा है यहाँ शुद्ध प्रकाश में एववा निर्मल निर्जरी जाए कि हूँ निरंतर एवं परिणाम साथ मकूँ अनुभवी सकूँ तो आज आप प्रार्थना आज आप उपयोग गोठवनी हो नम्र विनंती है कि आगनी बाइनों व्यवहार विनय तरीके निमंत्रकोंमना कूटुंबीजनों પ્લીઝ ખાલી રાખજો આપણને ગમે એટલો ભાવ હોય ચંદ્રકાંતભાઈ અને કનુદાદાજી દાદાજીની હાજરીમાં જે પણ હોલ કે રૂમમાં સત્સંગ થતો હોય ત્યાં ખૂણામાં બેસતા હતા અને દાદાજી બોલાવતા નહોતા ત્યાં સુધી આગળ જતા પણ નહોતા ખૂણામાં બેઠા બેઠા ઉત્કૃષ્ટ પામ્યા છે આટલું આપણે લક્ષમાં રાખીએ તો ઘણું ઉત્તમ થશે હવે આગળ ચાલતાં પહેલાં નવીનાનંદજીને અગાઉના પ્રોગ્રામનું કંઈ ટૂંકમાં જાહેરાત કરવી છે એટલું સાંભળી લઈએ જય સચ્ચિદાનંદ નવેમ્બરની ચોથી ને પાંચમી દાદા ભગવાનનો દાદા ભગવાનની જન્મજયંતિ એકસો સાતમી જેના નિમંત્રક નારાયણભાઈ મહાદેવભાઈ પટેલ ચંદુભાઈ મહાદેવભાઈ પટેલ અને ઓસ્ટ્રેલિયાના મહાત્માઓ તરફથી એ રાખેલી છે ચોથી અને પાંચમી નવેમ્બર ચૌદ पंदर केलनपुरी तीर्थ क्षेत्र मंदिरनी सालगिरीमंत्रक महेश भाई वंदनाबेन पटेल महेन्द्र भाई रंजनभा पटेल सणिया अहमादना महात्मा प्रभुभा पटेल परिवार तरफ थी आ सालगिरी उजाणी है छवीस सत्यावीस नवेम्बर सूरत मंदिरनी सालगिरी जेना निमंत्रक है हेमाबेन रशिक भाई पारे नरेश भाई उषाबेन मेहता कैलिफोर्नियाना महात्मा है एम तरफ ही राखेलू ने बीजू खास एक प्रोग्राम नवेम्बर आठ अनेव साबो पी बदा पूछवा तारीख आठ अव परम पूज्य कनु दादाजी परम सत्संग सणिया हेमाद खाते राखवा જન્મ જયંતિ મહોત્સવ જેવો જ આખો પ્રસંગ કરવાનો છે એટલે જે મહાત્માઓને ખુલ્લું આમંત્રણ છે જેમના નિમંત્રક છે દેવચંદભાઈ ભગુભાઈ પટેલ પરિવાર દેવચંદ કાકા એમના તરફથી આખો આ સત્સંગ કાર્યક્રમ છે ને પરમ પૂજ્ય કનુ દાદાજીનો આવતો જન્મોત્સવ શિકાગોના મહાત્મા ભારતીબેન મહેન્દ્રભાઈ પટેલ હાલ શિકાગો છે અહીં કારેલીબાગના મહાત્મા હતા એમના તરફથી આવતો જન્મોત્સવ આપણે રાખેલો છે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ મહાત્માઓ ગઈકાલે જે પાંચ આજ્ઞા પરમાર્થ ભાગ નવ જે ડીવીડી બહાર પડેલી છે व्याजी दरे महात्माओं ने ते काउंटर पर मड़ी रहें बीजू अक्रम विज्ञान पायाना सिद्धांतों श्री अमीन साहेबन जो डीवीडी से महात्माओं ने प्रभावना तरीके मैसे कुटुंबी ठेक लेवा पांच आज्ञा परमार्थ भाग आठन पुस्तक काउंटर पर महात्मा मी रह जय सच्चिदानंद जय सच्चिदानंद आफ्तुत्र श्री महेश भाई मतृश्री सुभद्राबेन जन्मदिवस निमित्ते बे कलाकनी कीर्तन भक्ति गुरुवार पांच नीरव केव पटेल बार ए सवाग्राम सोसायटी गेलाणी पेट्रो पंपनी साने निजामपुरा खाते खास राखेली है बधा महात्माओं खास पधारजों गुरुवार श्री महेशानंद जी बा सविताबा सुभद्राबा सुभद्राबा नो जन्म दिवस कलाकनी स्वरूप कीर्तन भक्ति राखे बहात्मा लाभ लेजे ના ઘું જોવાદીપુર જોઈ જો વિસ્મૃત જગત સ્વવા કે છી પુરુષ છે मही दे छुट सदा ચિદાનંદ જય સચ્ચિદાનંદ આપણી મહાત્માઓની ભક્તિ એ જાગૃતિ સાથેની અંતરમાં તેમ પરિણમવા માટેની હોય એટલે કહ્યું ને શુદ્ધ ઉપયોગે જાગૃતા અહમે નિર્જીવ્યા હું શુદ્ધાત્મા છું મારા સ્વસ્વભાવમાં અગુરુલઘુ સ્વભાવમાં દાદા કહે છે હું સંપૂર્ણ જાગ્રત છું અને અહમ હું શૈલેષ છું ये काढ़ी आपा पचीनों त्या निर्जीव्या सहज पर त्या जीव्या हजी आप बदा अंदर तपास करिए तो मेखाय के भले हूँ शुद्धात्मा छु प्राप्त थू पीवु छू तो शैलेषना हूँ माट्ट एट्ला बहुज मोटी वस्तु दादाजी अपन ने आखू एक भेदविज्ञानी जागृतिनीत आम पद में मुकाई કે શુદ્ધ ઉપયોગી જાગ્રતા દાદાએ ઘણા પ્રકારે આપણને સમજાયું છે કે નામ અને નામની માયા સોંપી હું સોંપ્યો પણ કંઈ પણ હજી આવે છે ત્યાં શુદ્ધાત્મા માટે જીવવાને બદલે હું માટે જ જાય છે ત્યાં જાગ્રત એનો પક્ષ લેશો નહીં આ ઘર શુદ્ધાત્માનું જોઈ દૂરનાશે માયા મૂળ માયા કાઢી આપ્યા પછી કાલે મને એક ભાત્મા ભેગા થયા કે છે કે અહીંયા જેવો આનંદ રહે છે એવો અમને પાછો રહેતો નથી ને જતો રહે છે મેં કહું એ તો વાત સાચી છે પણ જોડે જોડે તમારેને મારે અંદર તપાસ કરવાની ને કે કોણ એને ખાઈ જાય છે રોકે છે એમાં આવશ્યક ભાગ દાદાએ તો એટલું જ કહેલું કે તમારી ફાઇલોનો સંભાવથી નિકાલ કરવા માટે અમે તમને ઘેરે મોકલીએ છીએ અને ફાઇલો તો અનિવાર્ય હોય આવશ્યક હોય એને ફાઇલો કહી લઈ હવે આ તો હું બાકીના ટાઈમમાં શૈલેષને બધા પૂતગલમાં રમાડું અને એની રમણતામાં જતો રહું બધા જ ચારિત્ર મોહની એમાં દાદા શું કરે તો ક્યાંથી આનંદ લાવે એટલે કહે છે આ ઘર શુદ્ધાત્માનું જોઈ દૂરનાશે માયા માયા એટલે પૂતગલ કે રિલેટિવમાં કંઈ પણ સુખનો ભાવ ચારિત્ર જેને કીધું એ ભલે એની જગ્યા રહી પણ મારા પ્રકાશમાં હું એને અડું નહીં એને ચાખું નહીં મારું અનંત સુખ આગું પાછું થવા દઉં નહીં એવી આજે આપણે ગોઠવણી કરીને દાદા પાસે શક્તિ માગીએ જય સચિદાન સચિદાન આપણામ માલિક સદે પરમા પ્રણામ સર્વાત મેરવે मूर्तिमान मोक्ष स्वरूपीयना सर्वापे दा है मूर्तिमान मोक्ष स्वरूपी अना अक्का ब्रह्मांड न मालिक सदे है परमाशर्य प्रणाम मन ना वीकार राग द्वेश भरे ला हिस मन ना विकार राग द्वेश भरे ला हि मुड़ता स्वीकार भ्रात कैड़े करे लाली लिबाश भुड़ता स्वीकार भ्रात किड़े करे ला स्वरूप दानी मोक्षदानी सपनानी सपना नीताे दुर्धान बीज स्वरूप दानी मोक्षदानी अपना काड़े दौड़धा आंतरिक शत्रुतीय दोस्ती बांधे वी अभिया से त्रिदंड सला आंतरिक शत्रु दिए तो शिवा देवी तला अभिया से त्रिगंड सला in Padma Shariyam समझने मूझ भूला पड़े बार हम समझने मूजव सतकामी दूध छठ मोक्ष ज्ञान मेरव सतकामी दूध छठ मोक्ष ज्ञान मेरव भूला पड़ेला ण समझ ने मूझव भूला पड़े बाड समझ ने मूझवन सतकाम दूध चाट मोक्ष ज्ञान मेड़वण सतकाम दूध छठ मोक्ष ज्ञान मेरव जमा सहजात में प्रजा दही परिणाम सर्व मोक्ष था सजा ने ग लगे पर पूर्वोषा जोया जान्याने सुनिया मानती तेरा सिद्धार्थ पर गट जोया जाना सुनिया मानती ते सिद्धार्थ पर गट સદે પરમાચર્ય પ્રણા બ્રહ્મણના માલિ સદે પરમાશર્ય પ્રણા વર્ણવાય નહી આત્માની અનુભૂતિ આત્માની અનુભૂતિ શબ્દ વર્ણવાય નહી આત્માની અનુભૂતિ શબ્દ વર્ણવાય નહી દાદાજી સંજી पद्म मुर जाय नहीं दादाजी ना संजीवनी पद्म नहीं दादाजी संजीवनी पद्म मुर् जाय नहीं दादाजी ना संजीवनी पद्म मुर् नहीं गाय केल वाड़ा ना अमर पटे निशंक साधना स्वधान शना देवगण कृपा सत्संग असंगे निर्माण जगना कल्याण देवगण कृपा वर्षे सत्संगसंगे निर्माण जगना कल्याण તે દાદા ભગવાન મળ્યા એ વખતે કવિ તો બિલકુલ ના ચલણી નાણાં જેવો હતો કોઈ બોલાવે નહીં કોઈ મિત્ર નહીં કાંઈ ગમે નહીં ચિત્રકામને એવા બધા રસ કે જે જગતને કાંઈ કમાવે નહીં એટલે દાદાને કહી દીધું કે દાદા અમે તો જગતમાં કામ આવી એવા છીએ નહીં દાદાએ પોતાનો પ્રસંગ બી કહ્યો જે કે મહેમાના આવ્યા અને પછી જ્યારે ચા બનાવવા બહાર લાગી કે ઘરમાં બોયલા કે ભાઈ આપણું ચલણ હવે ઘરમાં રહ્યું નથી અને તરત જ હીરાબા આવ્યા કે આ મુખમ મારી બે ઇજત ખરાબ કરો છો એના ઉપરથી આ એક ચાર લાઈન લખાઈ કીધી ઘરમાં चल नोता ता घर गरमा एतो पूजा से आ देव रे पूजा से आ देव खोटा सिक्काना न काम क्या आवे खोटा सिक्काना न काम क्या आवे હજી આપણે ક્યાંય પણ મંદિરમાં જઈએ ને તો આપણે ભંડારમાં આ મેન્ટિટી છે જે ફાટેલ યુનોટ હોય ને એ ભંડારમાં નાખી દઈએ ખોટા આવે खोटा काम आवे प्रभु चरण दुनिया संग्रेणी एवो अमारो माल बदो खोटा सिक्का न काम क्या खोटा काम क्या आवे કેતો બેટા જય પ્રભુ ના ચરણમાં તો બેટા જય પ્રભુના ચરણમાં ડૂગર તો ડૂબ્યાં તળિયા ડુંગર તો ડૂબ્યાં તળિએ તર તાર્યા તરણા સાગરમાં तार एना आधार तो आज बदलाव आलम नोधाराजे आलम आधार मालिक ब्रह्मांड न ब्रह्मना बिना चलण ना भई घर मिना चलण नोता चो पूजाया देव रे मंडमा एटो पूजाया जेवरे मंडमा ना।, ना चल ચલણી નાણું જગનું મોક્ષ માર્ગ કામનો ના ચલણી નાણું જગનું મોક્ષ મારે કામનું ના ચલણી નાણું જગનું મોક્ષ માર્ગ કામનું ના ચલણી નાણું જગનું મોક્ષ માર્ગ કામનો દાદા કૃપા તફળ જોખવિત મોડ ધામનો દા કૃપા ત ફળજો કવિતોળનો દાદા કૃપા તફળજો કવિત મોળ ધામનો દાદા કૃપા તફળ કવિત મોડામનો ભૂલ જાન તો લખના આમૂલ દાદા ભગવા ગઈકાલે દાદાજી જે સત્સંગમાં કહ્યું ને ચંદ્રકાંતભાઈને અમે બધા ગયા તા આવી રીતે અમે પણ એકવાર બધા મુંબઈના મહાત્માઓને પહેલી વાર વળવા હવે એ લોકોને ખબર એના વ્યાખ્યાન કરતા હતા ને કે દાદાને ત્યારે ખાખી બીડીની ટેવ હતી એટલે એ જે પ્રવચનકાર હતા ને એ ખાસ એ જ આખું ચેપ્ટર કાઢ્યું કે વ્યસન મોક્ષ માર્ગને નુકસાનકારક છે હવે અમને બધાના દાદાએ કહી દીધું કે તમે બધા ખાલી શાંતિથી બેસજો કાંઈ ઉકળતા નહીં અને પહેલાં ભાઈએ તો એનો કલાકનો જે ટાઈમ હોય ને એમાં એ આખો ચેપ્ટર લીધું કે વ્યસન વ્યસન હોય ત્યાં મોક્ષ માર્ગ હોય જ નહીં વિરોધ બધી રીતનો આમ એનાથી જેટલું કહેવાય એટલું બધું કીધું અમે બધા સાંભળતા હતા નટુકા તો જરા વિકળ્યા હતા પછી જેવા ઊભા થયા ને એટલે દાદા દર્શન કર્યા પછી નીચે ઉતર્યા એટલે ત્યાં ચોતરા જેવું છે ચોતરાથી નીચે ઉતર્યા એની સામે જીબીડી સળગાવી કે એને ખબર જ નથી કે કોણ કોણ આપીએ છે અમે એનાથી જુદા છીએ આ લોકોને ખબર નથી એના પછીની વસ્તુ તમને કહું કે પ્રદક્ષિણા કરાવી હું પહેલીવાર ઓળવા ગયેલો પ્રદક્ષિણા કરાવી ને પાછળ શ્રીમદ્ની પદ્માસનમાં મૂર્તિ હતી એની બાજુ ત્યારે મારી તો એવી હતી કે હું દાદાની બાજુમાં જ ઊભો રહું ત્યારે બોલેલા કવિરાજ અમે ના પાડી તો પણ અમારી મૂર્તિ બનાવી ત્યારે સાબિત થઈ જાય છે ઓટોમેટિક એ જ હતા પોતે ફ્રુકરણ મને કે અમે અમારી મૂર્તિને અમે ના પાડી કે અમારી મૂર્તિ નહીં બનાવતા ને છતાં બનાવી છે આજે અમે અમારી મૂર્તિને પગે લાગીએ છીએ જય સચ્ચિદાનંદ ત્યાંથી છોતરા ઉપરથી ઉતરાયણ સળગાવી અને બધાએ પૂછ્યું કે દાદા તમે કાંઈ ન બોલાની હશે કે ભાઈ આ જ્ઞાન એને સમજાવીએ તો દાદા કે બોલનાર પણ હું જ હતો ને સાંભળનાર હું હતો એટલે મારે શા માટે બોલવું જોઈએ કે અમે તો એને આત્મવત જ જોતા હતા અહીંયા બોલેતા બોલો चलनी नाणू जगन मोक्ष मार्ग कामन ना चलनी नाणू जगन मोक्ष मार्ग कामो ना दादा कृपार्थ फड़ जो कवित मोड़ दामनो दादा क्रूपार्थ फड़ जो कवित मोड़ दामनोने बोले जो लकना ગો યાર ભગવાન નવનિત્ય મંદિરે સ્વપ્નીલ સાક્ષાત્કાર પ્રત્યક્ષ આજ તેજપાન નવનિત્ય મંદિરે સ્વપ્નિલ સાક્ષાત્કાર પ્રત્યક્ષ આજ તેજ પા दे परमाचर्य प्रणाम आपना सदे परमाश्चर्य प्रणाम सर्वात्म नीरवे दादा है मूर्तिमान मोक्षस्वरूपीय नर्वा में नीरवे स्वरूपिया नक्का ब्रह्मांड न मार्ग सदे परमाचर प्रणाम आपका ब्रह्मांड नार्क सरे परमाचर्य प्रण भगवान भगवाना जयकार भगवान जय जयकार केसरिया जय फि निकले लो तरह आ राग मू दादा भगवाना જૈલે કાર હો ભગવાનાસિમ જૈલે ભગવાન આસિમકારા ભગવા jay dar karada bhagwan na sadhi re jay kar ho radha bhagwan જય જય બગવાય જય જયારો તારે તારે અબ જગવા સિ જય જયારો ભગવાન ભગવાસિ જયકાર ભગવાસિ જયકાર ભગવા અજ્ઞાન ની ઉત્પત્તિ ક્યાંથી થાય આપણા શરીરમાં ક્યાં સ્થાન છે केवल ज्ञान थाय तेरे अज्ञान क्या जाए छे? जरा दादा यथार्थ समझ आप प्रार्थना करूँ एट्ले महात्माओं ने पोता स्वरूप ज्ञान प्राप्ति पी जेन अंत नहीं अंत आ जाए छे। अंत आ जाए कनंतु ऐसी आदि शुरू थाना एट्ले कि स्वरूप ज्ञान की प्राप्ति थाय से आदि शुरू थी जाए अज्ञान ज्ञान बदाज काल में સાથે ને સાથે હોય છે જેમ દૂધ સાથે પાણી હોય છે પાણી સિવાયનું દૂધ આજના બુદ્ધિશાળી મનુષ્યોએ બનાવ્યું છે પણ એ દૂધ કહેતા નથી એને દૂધનો પાવડર કે છે જરૂર પાવડર પણ એ દૂધનો ઉપયોગ કરવો હોય તો પાણીનો ઉપયોગ ઉમેર્યા વગર થતો નથી આ બધા જ જાણે છે તો એ દૂધ અને પાણીનો સંબંધ ज्ञान अज्ञान बेहान ज्ञान ने नहीं नड़त के ज्ञान अज्ञान ने नहीं नड़त पर क्योंकि वेलू एक विज्ञान स्वरूप बहुत सारी रीते जाने थे के अज्ञान केवी रीते नज्ञान अच्छा ज्ञान बीजू कशुज नहीं परंतु एक विशेष परिणाम है दादाएं समझाने महात्माओं ने अमुक अवश्य समझात जत जाए अपना जीवन ब प्रयोग में प्रयोग एने कहवाय के, के ज्या प्रयोगी साक्षात ए प्रयोग आज राजूर हो कोई दिवस गैरहजर न थी शके तो यह प्रयोगी प्रयोग नहीं कहवाय परंतु आज भौतिक विज्ञान में आ विज्ञान ना युग में जो मोटा मोटा साइंटिस्टो भौतिक विज्ञाओ थे एमने अज्ञानी ना कही सको ते ये विज्ञा है कारण के एमने आ पोता ने शोधवा मथी रहे हिमालय में योगीओनों से वो હિમાલયમાં જે યોગીઓ આજે આપણા આપણા સમાજમાં એવું માનવામાં આવે છે કે બસો બસો વર્ષ એવા એવા પણ હોય છે અને સમાજમાં હોય છે આવું માનીએ તો તેવી રીતે આ ભૌતિક વિજ્ઞાનના વિજ્ઞાનીઓ એને આપણે અજ્ઞાની ના કહેવાય પરંતુ ભૌતિક વિજ્ઞાની જરૂર કહી શકીએ કારણ કે એમનું વિજ્ઞાન શાશ્વતી સ્વરૂપે બધાને હાથમાં આવે માણસના હાથમાં આવે એવી એમની શોધખોર ચાલુ રહ્યા કરે છે એ ક્યારેય એવું નથી કહેતા કે અમે અમારી શોધખોરોમાં પરિપૂર્ણ છીએ કોઈ દિવસ નથી કહ્યું એમને આ સમજવા જેવી વાતો છે પાશ્ચાત્ય વિજ્ઞાનીઓ જે ભૌતિક વિજ્ઞાનના છે બધા અને એમને વિજ્ઞાન સ્વરૂપના એમના જીવનમાં રહીને પણ પ્રયોગો થયા કર્યા છે એ શરીરથી થયા શરીર સ્વયં એક જીવતો પ્રયોગ છે છતાં એ જીવતા પ્રયોગી પ્રયોગ સ્વરૂપ શરીરથી એ પ્રયોગો કરે છે ત્યારે પેલા યોગીઓ જેવાની મેડમ ક્યુરી રેડિયમ ની શોધ કરી અને શોધ થઈ ગયા પછી ખુશ અને ત્યાર પછી જોયું પણ એનું પરિણામ આવ્યા શું કર્યું પેલા વિકરો નીકળ્યા એમાંથી બધા શરીર ને અસર કરી એ ક્યાં ગયા પરંતુ એને એનો એ નતો રંજ નતો હા વિશ્વ તત્વ છે જીવ ભાવે નથી ત્યાં સુધી પ્રકાશ ના આવી શકે સાહેબ શું કહ્યું ના આવી શકે એ તો વિજ્ઞાનીએ શોધ રેડિયમ છે આ મનુષ્યના આયુષ્યનો અંત આવે છે ત્યારે આપણા હાડકાં હોય છે એમાં તો એમાં પણ એ તત્વ રહેલું હોય છે પછી જાણકાર સામાન્ય માણસો જાણે ના ત્યારે બધા અમુક જાત જાતના ચમત્કારો બધાને ચમત્કાર સ્વરૂપે સમજેવું દેખાડે ખરા પણ હોતું જ નથી એટલે દાદાએ બહુ સુંદર વિધાન કર્યું આખા વિશ્વમાં સમર્થમાં સમર્થ પુરુષ હોય એ ચમત્કાર નથી કરી શકતો જો ચમત્કારને એની વાતો સમજવી હોય તો એટલે અજ્ઞાનની ઉત્પત્તિ તમે કહી તે એક વિશેષ પરિણામે કરીને આ જગતની અસ્થિ છે અતિ અને રહેવાની છે અને આમ છે તો આમાંથી એવા મૂળ વિજ્ઞાની કેવા એ જ્યારે આ વિશ્વમાં આવે અને ત્યારે એ મૂળ વિજ્ઞાન અને ઉત્તર વિજ્ઞાન મૂળ વિજ્ઞાન એટલે ઓરિજિનલ સાયન્સ કે જે કાયમનું છે અવિનાશી છે અને એ અવિનાશી પણ હું આજના ભૌતિક વિજ્ઞાનીઓ શોધી રહ્યા છે જેમાં સામા તો કે પૂતગલમાં પૂતગલ તો આપણે શબ્દ વાપરીએ છીએ જગતમાં નહીં સમજી શકે કોઈ એટલે એને મેટર કેવી પડે એટલે જળ ભાષા સમજે છે મટીરિયલ મેટર ભાષા સમજે છે એ રીતે કહેવું જ પડશે ખ્યાલ એમાં આવા મૂળ વિજ્ઞાની પાકે તારે ઉત્તર વિજ્ઞાનીઓ હોય આ શોધમાં આવી રીતે મન શરીરને પડી ના હોય એ લોકોને યોગી જેવા હોય છે આઈન્સ્ટાઈન જુઓ આ બધા પણ એમાં બહુ ઓછો વર્ગ હોય છે બહુ ઓછો વર્ગ હોય છે અને આજે પાશ્ચાત્ય વિશ્વ આપણે જોઈએ છીએ કે કેટલી મથામણ કર્યા છે એમાંથી આવ્યા છીએ તો અહીંયા નથી ભારતમાં એવું નથી ભારતમાં છે પરંતુ બબે ને ત્રણ ત્રણ હજાર વર્ષની ગુલામીમાંથી નીકળેલા અને આગળ વિજ્ઞાની નો પ્રકાશ ઉજ્જવળ થવાનો હોય ત્યાર પહેલા અંધારાના યુગમાં આવી ગયેલો દેશ તે અંધારૂને કારણે તો કે એવો ગ્રહ છે કે જે ગ્રહ એ જીવ છે પાછો એ જીવ છે પોતે ગ્રહાયેલો જીવ અને એટલી બધી અસર આપે છે એના વિશેષ પરિણામોથી આ દેશ પર ફરી વરી અઢી જ અરસ સુધી ફરી વળી બધા ધર્મ ઉપર બધા કેટલા બધા અંધકારના બધા આવરણો છોવાઈ ગયા ઉપરાછા આપડી ઉપરાછા આપડી ઉપરાછા આપડી તેમાં નીકળે છે જયારે મૂળ વિજ્ઞાની આવવાના હોય છે ત્યારે કુદરતમાં જ આ એના અણસાર આવી જાય છે સાહેબ કુદરતમાં જ તીર્થંકર ભગવાનનો જન્મ થવાનો હોય છે ત્યારે કુદરતમાં જ અણસાર આવી જાય છે માતાને ખબર નથી કે આ ગર્વમાં કોણ આવી રહ્યું છે કુદરત એટલે મનુષ્યોને ધર્મમાં આસ્થા રાખવા માટે આપણને સમજાવવામાં આવે છે કે આ દેવકૃત છે અને દેવકૃત તો હોવાનું જ કારણ કે દેવો એને જ ઝંખે છે બધા પુષ્કર ઝંખે છે પોતાના માનેલા સુખમાં એટલા તરબો બદોર છે જે પોતાને પોતે પાછા લઈને ફરે છે અંદર અને પેલા પૂદગલના સુખમાં રાજ્યા કરે છે નરકમાં છેવાટના છેવાટ નરકમાં પણ એ દુઃખોમાં છે જબરજસ્ત વેદનામાં છે એ વેદનામાં પણ જેને કઈક ચાખ્યો છે સ્વાદ એમને એવા જ બીજાનું કામ નથી ત્યાં બીજાની તાકાત નથી શક્તિ નથી કે સહન કરી શકે અરે શાસ્ત્રોમાં કહેવાયું છે કે સાત નરક એમાં ચોથી નરક સાતમી નરક સુધીના જીવો ત્યાં જઈ શકે એવા એટલું બધું પાપ કરનારા જેને પાપનું ઉપાર્જન એટલું થયું હોય એવા એ આ કાળમાં નથી એમને ભાગે સમાજ અને સમાજની વ્યવસ્થા સાચવવાની બધી જવાબદારી હોય ઉષાઈ કોણ હે દક્ષા બરોબર તો એમાં એ જવાબદારીમાં આજે સામાન્ય મનુષ્યોના સામાજિક સુખો સચવાઈ રહે રક્ષાઈ રહે સારી એના માટે આવવું પડે છે અને એ રક્ષણ માટે એમને મથવું પડે છે હવે મથવું પડે છે એટલે એના પરિણામો હોય જ એના ઉપાર્જન પણ થાય જ કુદરતી થાય શું અધર્મી જીવોને એ દુઃખી નથી કરતા પણ અધર્મી જીવોને ખબર પડે કે અધર્મ છે સારામાં સારા ઉત્કૃષ્ટ કે છે હું અધર્મને સારી રીતે જાણું છું તમે ધર્મની વાત કરો છો પણ તો શું ધર્મને નહીં જાણતો કે છે પરંતુ ધર્મ મને એનામ રાખી શકતો નથી ને અધર્મ મને છોડતો નથી કરું શું તો એ મને સમજાવો ને તમે આટલો કોડો સમજાવો તો કલ્યાણ થઈ જાય લે આ તો ખરા કૃષ્ણ ભગવાન તો ફસાઈ ગયા પછી મૌન રહેવું પડ્યું સાહેબ સમજાય કે એટલે આ પરિણામો શું આપવાના છે એના અણસાર આ બધા છે આ તો તો એ ભગવાન છેલ્લે સુધી પ્રયત્નો કરે છેક સુધી સિત્યાસી સુધી જ્યાં જ્યાં જે કોઈ મળ્યા બધા જ કેવી રીતે રહ્યા એ જયારે હાજર હોય છે ને ત્યારે આપણને ખ્યાલ નથી આવતો કારણ કે એમનું એ શુદ્ધ પ્રેમનું ચુંબકીય તત્વ શું કહ્યું બહુ પાવરફુલ હોય છે આ વર્લ્ડમાં કોઈ મેગ્નેટ એટલું પાવરફુલ નથી કે આખા વર્લ્ડને મુશ્કેલે એક જ છે શુદ્ધ પ્રેમ અને શુદ્ધ પ્રેમ બીજું કશું જ નથી અંદર પરમાત્મા પ્રકાશ આખો ઉગાડો થયો છે છતાં કોઈને આજે નથી નાખ શકતો કોઈને આજે નથી નાખતો નજીક નો હોય ત્યારે જરાય આજે નહીં ખબર ના પડવાને કે હું આટલો છું તારી જોડે રહી લો છું એ મારો અનુભવ કઉ છું તમને હ એટલે આપણે એમ માની બેસી ના આવજો જોડે નજીક છું નજીકના દૂરની ભાષા નીકળી જાય છે જો સાચો વિજ્ઞાનીને વિજ્ઞાન જાય સમજાઈ જાય તો અમને પ્રદીપભાઈ સાહેબ પ્રદીપ મહેતા આપણા ઊભા થાવજે ઉભા થાવ આપ અમારા દાદાના બહુ વાલા અને આપણા મહેતા સાહેબ વાલા પ્યારા ભાનુબહેન એમને બહુ જ વાલી ભાનુબહેન પર કેટલી કૃપા દાદાની એમના દીપકભાઈ મહેતા એમના ચિરંજીવી એ મને એક વખતે બાઉુભાઈ હોલમાં દાદાનો સત્સંગ ચાલક આવી છે અને થોડા જ હતા મહાત્માઓ તે બેઠા હતા તેઓ તે દાદા આવવાનું થોડું હશે તેમાં મને પૂછ્યું કે હવે તેઓ વખતે કયા સંજોગો હશે હું કહી શકતો નથી કદાચ એવું હોય કે છેલ્લા વર્ષોમાં પણ જ્યારે સેવન્ટી નાઇનમાં દાદાને અહીંયા આગળ જરાક ફ્રેક્ચર તો એકચ્યુઅલ નહોતું પણ ક્રેક પડી એવું થયું ત્યારથી દાદા ખુરશીમાં થઈ ગયા એટલે આપતા પુત્રો ફાઇ ગયા કા આપણે ફાયા તાડી વાત કરું છું છતાંય છે અમે સાથે જઈએ શું પણ જ્યારે જે આટલા નિકટ રહેલા કનુભાઈ તો જ્યારે આવે સત્સંગમાં દાદા સત્સંગ ચાલે એમના ઓલમોસ્ટ જેટલા ભરાયા એટલા તે નહીં દઈને બહાર આવી અને પછી ધીમે ધીમે કરતા તે છે કે બારી આગળ ખૂણા બે જાય પાછા બધા વિચાર કરે મેં કુ મારે જાણી જોવાનું કશું કર્યું જ નહોતું અમે ત્યારે એમને મને પૂછ્યું કવિરાજ આપતા પુત્ર સાહેબ હો મહાત્મા હો વડીલો કે તમે આટલી નિકટતા દાદાની આપને વ્યવહારથી કહીએ તો તે વખતે અને અત્યારે હું જોઈ રહ્યો છું કે તમે આટલા દૂર ગમે તો હો તો તે તમને કેવું લાગતું હશે દાદાજી દૂર થઈ જાઓ તારે મને કહું કે હું એમને નિકટ છું નિકટ નથી લાગ્યો દૂર છું દૂર પણ નથી લાગ્યો એ મારો અનુભવ છે અને મારી એ પરિણતિ અને પરિણતિએ મને રાખેલો શું કહ્યું આ શરીરથી જે કરવાનું આપણે બધું સમજીએ છીએ બધા કઈ જ ક્રિયા ના કરી શકે પોતાના સ્વભાવની બહારની અરે બિપિનભાઈ સાહેબ વાલો બિપીનભાઈ સાહેબ ને હું શરમાવતા નથી પરંતુ અહિયાં આગળ જમાય અને સસરાજી સંબંધ છે પણ એમના દિલ માં એમની નજરો નથી આ સંબંધ कहिए, हमने, थे कही अमार बेची भाजो तेरा अनुभव क्या बोलता है तु मेरा भंजा है, तो कौन है मैं, तुम है तेरा है, आपा एक, एक अला जुदा जुदा आट्लाठा एक कई थी પછીસ હા હવે જવું જ પડશે એમને થોડીક તબિયત નરમ રહેશે ને અને આપણા શરીરમાં ક્યાં સ્થાન છે તો જેને સ્વરૂપ જ્ઞાન છે ત્યાં આગળ આપણી જોડે પાણી જેવું પાણી દૂધ જોડે હોય એવી રીતનું સ્થાન છે ખરું પરંતુ એ અજ્ઞાન ના કહેવાય એને એને અજ્ઞાન ના કહેવાય અને કસાયો પણ ના કહી શકીએ આપણે એને પૂદગલના પૂદગલનો ડિસ્ચાર્જ સ્વભાવ કહી શકાય છે શું કહ્યું એટલે ડિસ્ચાર્જ શબ્દ દાદાએ પ્રયોજ્યો છે એટલો અદભુત છે કે ચાર્જ અને ડિસ્ચાર્જ ડિસ્ચાર્જ હોય તો એની સામેનો શબ્દ હોવો જ ઘટે ચાર્જ ત્યાં મોટું ચાર્જ ઉપર આખું ગયું એ ચાર્જ બીજા કોઈનું ગજું નથી કોઈનું કામ નથી કોઈની ક્ષમતા એવી ના હોઈ શકે કે ચાર્જને એ ત્યાં જોઈ અને ત્યાંથી એ આખું બટન ટોટલી ઓફ કરી નાખે ત્યાંથી કરંટ જતો જે કહે એમનો અજ્ઞાનનો છેડો જ ના લાવે ત્યાં આગળ કરી દે અમે બીજું ના કરીએ અમે ધોરીમૂળ છે ને ત્યાં જરાક ચપટી એના વિરોધી સ્વભાવનો દવા મૂકી દઈએ અંદર ત્યાં એની મેતે બિચારું જાય અને એ સુકાય એટલે વૃક્ષ સુકાય બધું ના અને ફળ ફૂલ બધા આવવાનો હોય પાન વાન જે હોય તે એની મેતે ખરતા જતા જાય હવે વનસ્પતિભાઈ આપણે જોઈએ છીએ કે વનસ્પતિ પછી કેવા કેવા કવિઓ ઉત્તમ હોય છે બધા કેવું સુંદર વર્ણન હોય છે કે દારી છે પાછા આ વાત છે મૂળિયા સુધી પહોંચે છે ક્યાં સુધી મૂળ સુધી પહોંચે છે હમ અને આજ આપણું પાણીનો ભાગ છે આપણો એ બધો પાણીનો ભાગ આજે ધીમે ધીમે આપણા અંતરમાં આજ્ઞા ધર્મના અંતરના લેવલે હૃદયના સ્થાને તપશ્ચરણથી એ પાણીનો ભાગ ગરમાવો અનુભવી એને તો ઠંડક બહુ ગમે છે તો કાં રહેવાય મારું સ્થાન તે આઈ ગરમ થઈ વરાળ થાય છે ઉડી જાય છે અને પાછું એને પાણી પર આવવું તો પડે જ છે આવવું તો પડે છે કારણ કે પૂતગલ પૂતગલના સ્વભાવથી જ રહે છે પૂતગલનો સ્વભાવ ક્યારેય નથી જતો એટલે એ પૂતગલના પરમાણુ જ બધું બને છે આ પરમાણુ પાછા આવે છે અને એ પરમાણુ પાછા બધા મનુષ્યના શરીરમાં આખા હોય છે આપણા શરીરમાં અવ્યવહાર રાશિના જીવો પણ એટલા બધા છે આપણે જાણતા નથી પણ આપણા માટે ના રહ્યા આવે કારણ કે આપણે વ્યવહાર્યા થઈ ગયા શું થયું શું બોલે એમાં વ્યવહાર્યા થઈ ગયા તે જેને વ્યવહાર પોતાથી નોખો પડી ગયો હોય તે સમજે છે કે વ્યવહાર શું છે નહીં તો નહીં સમજી શકે એક પણ આ મનુષ્યના વ્યવહારને વ્યવહાર બધા સમજે છે અને પોતે એવી રીતે રહે છે તો વ્યવહાર વ્યવહારની રીતે રહેતો હોય પાછો પાછું એ વ્યવહારને વ્યવહારમાં રાખવું જાણે હું રાખું છું એમ કંઈ રહેવા જાય છે આ કઈ જાતની રીત એ કઈ જાત નહીં પાણી પાણી રીતે રહેતું હોય પણ દૂધ પાછું એમ જ જાય ને તું પાણી કેવું થયું તો સમજાવ પાણી થઈ જાય શું રીટા શું શું હમજાયું એટલે આપણા શરીરમાં એને અજ્ઞાન ના કહેવાય ડિસ્ચાર્જ બધા ભાવો છે બધા એટલે જેને આપણે અધિષ્ઠાન અપાયેલું હતું અને જામી ગયું હતું બીજ સ્વરૂપ થઈ ગયેલું તો એવું ફળ ફૂલ રૂપ એ બધું ઉકલતું જાય છે એને જોઈએ જાણીએ મહાત્માઓ છે બધા મળીશું કરે આપડી પ્રકૃતિઓ છે એટલે પ્રકૃતિ વાતો બધું વ્યવહાર થશે તમારો પણ એ વ્યવહારમાં સોચે તો હિતે કરી પોતે રહેવું જ પડશે સમજું એટલે દાદા કહ્યું કે પૂતગલમાં પણ પરમાણુ મેળાપી પણ હોવા પણ અને મેળાપીપણે ના હોય એવા પણ હોવા પણ એ બધું જ છે મહાત્માઓ બાદમાં હોય જ કઈથી જાય બધા ક્યાં જાય પરંતુ દાદાએ ચેતવ્યા મહાત્મા આવે ને કઈ આગળ નહીં તો એટલે દાદા એ કહ્યું દાદા એ કહ્યું કે આપણે જીભને શું કહીએ સર કેવું કહીએ શું કહી ગુજરાતીમાં હે લુલીવાય ચાલે એનામાં હાલવા ચાલવા પણ બધું એવું અંદર બધું ગ્રંથઈ ગયેલું હોય છે તારે એ હલે ચાલે પરંતુ રેકોર્ડ વગાડવા માટે ચાવી આપીએ પેલું વગાડવાનું સાધન મૂકીએ પિન ઘસઈ ગત કાઢીને પાછી નહીં મૂકીએ અને મૂકીએ તો કઈ થી વાતો અમારે જૂની સાંભળી બાપુજી છે મોટું ગ્રાઉન્ડ લઈ લેટું આવડું મોટું જૂના જમાનાનું એ ના પેટી બધી જ જાતના હતા શું તો આજે ભૌતિક વિજ્ઞાન ખોટું નથી એને સારી પ્રગતિ કરી છે જરૂર પરંતુ જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન છે અને આ વ્યવહાર મારાથી નોખો પડ્યો એટલે મને વ્યવહાર સમજાયો એ રીતે એમની પાસે જે સહજ ભાવે જે આવે ને એ બધા પાસે રહેવું મહત્વ સહજ ભાવે સહજ ભાવે એની પાછળ કરાંજવું પડે એ તો બહુ ખોટું કહેવાય પરંતુ મથવું પડે એ ખોટું કહેવાય પણ સહજ ભાવે આવે તો એને રાખે વ્યવહાર જ રાખશે એને કઈ જશો એ વ્યવહાર જ રાખશે પણ એ વ્યવહારમાં આપણે ના ખાઈએ જોડે એટલે એની અંદર કહું છું હા એની સાથે જરૂર રહીએ સાથે મારા પહી જાઓ તમે કે છે બોર એટલે અજ્ઞાન શું જ્ઞાન શું અને વિજ્ઞાન શું વિજ્ઞાન એટલે વ્યવહાર વ્યવહારથી જે વ્યવહારના ધર્મથી છે એટલે પૂદગલ પૂદગલ સ્વરૂપે પૂદગલના ધર્મથી છે પરંતુ આજે એ જે બિપરિણામથી છે તેને એ એનો વ્યવહાર એનો નથી પણ એ મારાથી ઉદભવેલો વ્યવહાર છે એટલે મારે આજે એ મુક્ત થયો છું હું એટલે એની સાથે રહેવું પડે છે ભલે હું સ્ત્રીનો દેહ રહ્યો કે પુરુષનો રહ્યો કોઈ પણ દેહ હોય એમાં ભેદ નથી આ ભગવાને મહીર ભગવાને એમના છેલ્લા તીર્થંકર સ્વરૂપે જે ખુલ્લું કર્યું અને ચંદન બારાજીને પ્રમુખ આખા સ્ત્રી સમાજની આચાર્ય બનાવી કેટલી નાની ઉંમરેની કુમળી ઉંમર એટલે સરુબેનને ત્યાં જે આપણે નાટિક થઈને ત્યારે જયન્દ્રબેન આપણે દાદા આપણે કંઈક કરીએ તમે સૂચન કરો શું સૂચન કરવું આ મને આ ચંદન કરવું સહેલું પણ એ કર્યું એમને હા હગી આગ લગી આગ લગી રે કરીને કવિરાજ અને જીવનમાં આજ છે ને આપણને દાદા કે છે અમે આખું જગત પેટ્રોલની અગ્નિ બધા જાણે છે કે બ્લુ ફ્લેમ હોય છે બુરો એના કરતાં પણ બદબદતર એ આજે ફ્લેમે બધું બળકોય બર્યું અમને સ્પષ્ટપણે જ્ઞાનમાં દેખીએ છીએ સ્પષ્ટપણે દેખીએ છીએ હમ એટલે કવિરાજને અંધારા કોટીના જેવું નીકળી ગયો ને બધું આપી અદભુત નીકળી ગયેલા એ છે પછી પેલી સિદ્ધ સ્તુતિ આપણી ચાર લાઈનો પાંચ લાઇનો બોલીએ છીએ ને એ બધું અદ્ભુત નીકળી ગયેલું હમ એમાં તો સત્સંગ કરીએ તો એનો સમયનો તમને ખ્યાલ નહીં રહે એટલે આ અજ્ઞાન ને વિજ્ઞાન અજ્ઞાન શબ્દ એ સામાન્ય સામાન્ય ભાષામાં છે અને સર્વ લોકોને માનવ સમાજને લાગુ પડે છે આખા ભારતની સવાસો કરોડની વસ્તીને લાગુ પડે છે એમાંથી આ પુણ્યશાહી ભાગશાહી જનભાગ આયુઆ સ્વરૂપ જ્ઞાનનો યોગ એ એમાંથી એટલા અપવાદ છે આજે અપવાદ એને કહેવાય કે એ અપવાદ સ્વરૂપ જે હોય એને પોતાને ના લાગે કે હું અપવાદ સ્વરૂપ છું એને એમ જ લાગે કે મને જેને જેમ રમાડવું હોય એમ રમાડી શકે છે આ મને બધાને રમાડવાની કટેવ મને તે હવે મારે હવે નથી ભૂસાતું મને એવું જ છે ને સાહેબ એટલે અમે ઘણી વખત કહીએ કે આપણે વિચારી જવું જોઈએ કે આપણે આ વ્યવહારમાં સમાજમાં આપણે જે તે કોઈ જેની પોતેની પરિસ્થિતિ હોય તે એ કે હું ડિસ્પેન્સેબલ ને ગુજરાતીમાં શું કહીશું બધાને એમ જ લાગે કે અંદરથી રહે હા ખુલ્લું બોલ મારા વગર ચાલે એવું બોલશે નહીં કોઈ પણ આ જોજો કોઈને બાકી કામ આવ્યું હોય અને કહે એમ અને એને બહુ કંટાળી ગયો અરે ભાઈ સાહેબ મને છોડો મને મારી કામ કરવા દો શું કાતે તો કરું છું આ તો દાદા ભગવાન કનુભાઈ આટલા બધા છીએ આપણે બધા એમ ક્યાં એટલે દિવેરા કરે ને અંદર એટલે આપડે રોગ કાઢે પછી તે વખત દુટીએ કરી ને કાઢેલું સમજ જ જોવું પડે એ દાદાના જેની ભાગ દાદા એ હશે જે પ્રસંગ પડ્યો છે જેને થોડો ઘણો એમાંથી આટલો જ બોધ પોતે પોતાના મન વચનકાના પરિપ્રેક્ષ્યમાં એને લઈ લેવો જોઈએ દરેકને આપણને દરેકને દાદાએ સ્પેશિયાલિટી એવું કહ્યું જ નથી સામાન્ય ભાવે જ વાણી નીકળી છે બધે દરેકની સાથે જ્યાં જે નિમિત્ત છે એ નિમિત્તના પ્રકાર છે કોઈ પણ છે એને એ રીતે જ લીધું છે એમને એ કહે કે અમને તે વખત ઇન્દિરા ગાંધીનો સમય કરવું પડે સન્માન વ્યવહાર છે આ તો વ્યવહાર તો વ્યવહાર ની રીતે જ હોવો ઘટે એટલે તારું બાત થઈ ગઈ દાદાજી જેને કહીએ છીએ એ આજે ઉકલતા છે બાકીનો રહ્યો સ્ટોક એ ઉકેલે છે વિશેષ પરિણામ વિશે પરિશ્ન બધી જ ઠંડક ગરમી બધી જાતનું પડેલું છે ઠંડુ પાડી દે એટલે દાદા તપ ઉભું થાય ઠંડુ ના પાડીશ એ ચાલવા દે મહાપરાણે ઉભું થયું હોય ને ત્યાં કુદરતી સંજોગોથી છે આપડે જસુભાઈ સાહેબ કવિરાજ હતા ને ત્યારે બાબુભાઈના વર્મો હતા ત્યારે થોડાક મા આવ્યા હતા અને હા સત્સંગ ચાલ્યો તે વખરીયા સાહેબ પેલા ધોલકિયા સાહેબ હતા તે વખતે તે જસુભાઈ સાહેબને પેલો ડાયાબિટીસ હતો ને વધારે બહુ સારો ઇન્સ્યુલિન કાંઈ લેતા પણ એમને અહીંયા આગળ થયું હતું ને તે જલ્દી રૂજે નહીં એટલે થોડું આવ્યું એટલે જનરલી આ માખનો જીવ છે ને તે એવા પરમાણ પરમાણુ નો બંધેલો એટલે એને એવા પરમાણુ જ ગમે બધા ગમેતા હોય વરી વરીને જાય ને તે બીજે બે સા કરતા ફરીને ત્યાં બેસી જાય એ બધાનો અનુભવ છે આપણને દરેક તે બેસે પણ જસુભાઈ તો દાદા કરી અને પછી જરા આમ જાય આમ કરી નાખે દાદા એક બે ત્રણ વખત આવું જોયું પછી ચોથી વખત આમ થયું ને હા આવેલા તમને ઓલવી તપને ઓલવી નહીં જાગ બધું થાય એને જોયા કરવાનું પણ એકદમ તેને તે વખતે અત્યારે આકારમાં એવી શક્તિઓ નથી આપડી મન વચન કાય મને સ્ટ્રોંગ નથી છે નહી કે તે વખતે આપણે જોયા કરીએ હવે હું આ સોનલ બેન થી મુક્ત પામેલો છું શું કયું હું સોનલ થી મુક્ત પામેલો છું પામેલી નહીં બોલવાનું પામેલો છું ત્યાં આગળ અનુભવ નો સ્વાદ આવે છે ત્યાં આગળ સ્વાદ આવે છે અને અનુભવ સ્વાદ જ્યાં જેવી રેકોર્ડ રેકોર્ડ થયેલી હોય એ પ્રમાણે નીકળે એને અમુક જ પ્રમાણે બધાને ગમે એવી નીકળે એવું કશું નથી હોતું એમાં એ ગામડિયાઓ ગમે તે હોતું એને છે ગામડિયાને તો બહુ સાદી ભાષામાં નીકળી જાય નીકળે પણ એ એટલા માટે કહ્યું દાદાએ કે તમે સત્સંગમાં આવો બેસો અને થોડા પણ ભેગા થ હોઈએ તો અનુભવ નહીં કરજો બીજું કશું પડશો નહીં વધારે કારણ કે પૂતગલમાં બહુ આ ભસમું છે એનો સ્વભાવ રિએક્ટિવ નથી શું કહ્યું રિએક્ટિવ નથી આપણા સ્વરૂપ વિશેના પોતાની જ અંદર રહેલા આપણા પોતાના બેભાનપણા લીધે બેભાનપણા શબ્દ ભાન શબ્દ વપરાયો છે ને દાદા અજૂબ છે જ્ઞાનની જગ્યાએ બહુ સરસ છે પૂદગલ સ્વભાવથી સક્રિય છે અને એ જ રીતે આપણો શુદ્ધાત્મ સ્વભાવ ચેતન સ્વભાવ એની ચેતનતાએ કરીને એ ચેતનતાએ ચેતનતા સ્વભાવથી સક્રિય છે બંને પોત પોતાના ક્ષેત્રમાં ક્ષત્રિય છે અને છતાં જોડે જોડે રહે છે પાણી પાણીના ક્ષેત્રે પાણી સ્વરૂપે છે તે ક્ષત્રિય એ પણ એના સ્વભાવથી છે અને દૂધ એની જોડે જોડે રહેવું છે એના સ્વભાવથી છે ક્ષત્રિય એ ક્રિયાશીલ છે બેવ રીતે આ તો એક સ્થુળ દ્રષ્ટાંત છે છું એ નિપ સ્વભાવ અને એની ભજના આપણી આરાધના એ આપણે સારી રીતે આપણામાં ગેળ બેસી અને પ્રકૃતિ થઈ જાય તે આપણા મન વચન ગાના ધીમે ધીમે આવે એકદમ તો ક્યાંથી આવે આપણે વહેલું મોડું કરવા જઈએ તો એમાં થાય એવું નથી કોઈનું એટલે દાદા ઉતાવળ ના કરીશ આવ્યો થઈ ગયો છું કરવી ધીરે ઉતાવળ ના કરીશ દાદા એ કેવું ઋષભ ની સમજણ આપી ઋષભદેવ દાદા વખતે માનવ સમાજ કેવો હતો ત્યાર પહેલા શું હતું ત્યારે તે વખતે શું પછી જુઓ તમે ભરત ચક્રવર્તી રાજાને ભાગ કેવો આવ્યો બધો સમાજનો ભાગ આ જોવા જેવું છે ચક્રવર્તી આપનારો છે આજ હોય એટલે લોકો પછી એવું છે ને ઉભી કઈ રેસી માણસ છે માણસ સ્વરૂપે માનવ જીવનના જે માનવ પ્રકાર નું એનું શરૂઆત કરી શરૂઆત થી માનવ ની વાત કરવું આવી રીતે ત્યારથી શરૂઆત થાય ત્યારથી સત્તા જેવા પ્રકાર જેવી અને ચાલ્યા જ કરે છે તો અમે ઘણી વખત પૂછીએ મહાત્માઓ અને છોકરાઓને યંગસ્ટર બધાને કે સત્તાભાઈ શું છે કે વાપરવી પડે છે ને દાદા એટલે સર્વ સત્તાધીશ આપણને મળ્યા એ આપણું સ્વરૂપ સર્વ સ્વરૂપનું સર્વ સત્તાધીશ પણ આપણને મળ્યું માટે હવે આપણે પોતે પોતાનો વ્યવહાર સમજીને પણ પર્વત આ તે બધું જ્યાં સુધી હવે એમની વ્યવહાર સત્તા કોને સમજ પડશે તો ગૌતમ સ્વામી ભગવાને પૂછતા હતા ભગવાન આ ધરતીના શ્વાસો છે આપણા જે કે આપણા જેવો નહીં પણ એને એના રીતનો છે શ્વાસોચ્વાસો જવાબ આપી ભગવાન બહુ પ્રશ્નો કર્યા છે એમને એમાંથી શાસ્ત્ર નીકળ્યું ભગવતી સૂત્ર ભગવતી સૂત્ર એટલે શું કે ભગવાનની જોડે બધો વ્યવહારનો રહ્યા આખો વ્યવહાર આ જીવન માણસ ને શું કયું એટલે દાદા જ્ઞાના દાદા તેવું જ્ઞા શબ્દ પ્રકાશ નો સૂચક છે સાહેબ શબ્દો છે સમજાય ને એટલે આ પૂદગલ પોતે પોતાના સ્વભાવે કરીને પોતાની સત્તાથી છે જ પરંતુ એ સત્તામાં માણસ જેની પાસે હાથમાં સત્તા આવે છે વિકાસ ના કારણે ચાર પગ માંથી હજુ ધીમે રહીને આવું તો બીજા બે પગ સરખી રીતે વપરાય ને ચારેય પગનો સરખો ઉપયોગ કરવું ત્યાં બે આગળના છૂટા થાય બહુ સારું એમ કરીને ધીમે રહીને થાય છે એમ એમ નથી થતો એટલે દારવિંદ સાહેબે કહ્યું કે આ ચિમ્પાંજીઓ ગોરીલાઓ અને બંદરો આપણા સંબંધો છે પણ આપણે સમાજમાં માનીએ નહીં આપણે કે અમારા બાપ દાદા માનશે સમજે દાર્વીન અમુક વાત સારી છે પરંતુ દાદા એ કહ્યું કે પણ એને એને સમજ ના પડી કે જયારે માણસમાં પરિવર્તિત થાય છે જીવ ત્યારે ત્યાર પછી એ ઘરો કેમનો થયો ત્યાર પછી એ શું થયું એ ના પકડાયું એનાથી એને વિ પરિણામ કહ્યું ને એ માણસના હાથમાં જ છે માણસના હાથમાં ત્યારે એવો સમય આવે બધું વિજ્ઞાન છે પૂરેપૂરું વિજ્ઞાન છે આજના કાળમાં આ ભૌતિક વિજ્ઞાન અને આજનો પ્રકાર અને ઔદ્યોગિક અને બધી જ રીતનો બધો જ વિકાસ થયેલો છે જીવ માનવ જીવનનો પ્રકાર આપણે ભારતમાં પણ ધીમે ધીમે થઈ રહ્યો છે આપણે ઉતાવરિયા જેવો નથી હમ આપણે કસાય કરવામાં બહુ ઉતાવર છે જો કે બધાને એમાં બહુ ઉતાવર છે નાતા ઊભા કરી દે છે એટલી સમજાયું એમાં આ અસલ વિજ્ઞાન જે ખુલ્લું થયું છે તે જીવનને લગતું છે માનવ જીવનને લગતું આજકાળના આજના માનવને એ બહુ સમજવા જેવી વાત છે બહુ સમજવા જેવી વાત છે મહત્માઓ કવિરાજ આપને એ જાણીને આનંદ થશે કે એવું પબ્લિકેશન અમેરિકામાં નીકળ્યું છે હમણાં અને અમેરિકીની ભાષાથી અમેરિકનની રીતેથી પબ્લિશ થયેલું છે એમાં શું એનું હેડિંગ હતું ભાઈ હોમ સ્વીટ હોમ હોમ સ્વીટ હોમ આપણી નવીનાનંદજીથી પેલી પુસ્તિકા તૈયાર થઈ હતી ને ક્લેસ્ટ કડાપોખેની એનું એક્ઝેક્ટ ટ્રાન્સલેશન છે અને આપણી મહાત્મા સિનિયર મહાત્મા પ્રભુભાઈ સાહેબની દીકરી શૈલા કરીને છે ત્યાં એ શૈલાને અમે ઇઠ્યાસી એટી એટની સાલથી પહેલાં ગયા તારે મારી જોડે મળી તારે મેં જોઈ આજે પણ જોઈ છે એટલા બધા તપમાંથી નીકળેલી છોકરી છે શું બહુ મને બહુ સારી રીતે જાણું છું એ ફેમિલી બનાવીને જો શું તપવું જોયા છે અમે એટલે આવું કોઈ જોવાનું મળે ને તારું આપણને ઉલ્લાસ આવે ઉલ્લાસ આવે સમજ્યું ને તપ કોઈને છોડે નહીં આ કાળમાં કોઈને નહીં છોડે પરંતુ આપણે કહી પણ નથી શકતા સિદ્ધાંત જેવો સિદ્ધાંત હાથમાં આવ્યો છે મુક્ત પણ એ કરો શું કહ્યું બિપિન બીજેડું મુક્ત થઈ જઈશ ને તું બિલકુલ બિપિન કેવા મુક્ત રહેશે તે જોયું હે એ તો આ બહુ પાવરફુલ હતા અમારા કરમસદના કહેવાય તો સરદાર પટેલના હે પાવરફુલ જોઈ લાગે એમનો પાવર આપણે બઉ મોટા મોટી ભેટ છે અને ભક્તિ તો હંમેશા રેવાની જ આરાધન જ એ છે આરાધન જ કેવાય છે એ બધી જ્ઞાન આરાધના જ કેવાય છે પરંતુ આપણે વિજ્ઞાન સ્વરૂપે આપણે ફાઈ ગયા છીએ અને વિયોગ દરેક ને હર્ષ થી વધાવ્યા છે પંચાવન વર્ષથી બીડી પીધા એ પણ જયારે છોડવાની હતી ચુંગી તો કે આપણે જમણવાર ફૂલ હાર કરીને જ આપણે એને વિદાય આપશો એ વખતે લખાયેલું કે મરે વિસાર એટલે કે ચુંગી બોલે છે એ વખતે ચુંગી બોલતી હતી એવી રીતે દાદા નાસ્તો કરતા ને ત્યારે એક આમ પ્લેટમાં નાખતા ને મને કહેજો એક જ કાગડું આવશે આ ખાવા સવારે મેં ઘણી વાર શાંતાક્રુઝ પહોંચ્યા હતા ને એટલે કાગડા સાથે બી વાત કરતા પછી ગાડીમાં આવીએ તો વૃક્ષો સામે આમ જોઈને હાથ જોડે મેં કીધું કે એ કે અમારી સાથે વાત કરે છે દાદા કે કે અમને બી મોક્ષ આપો એવી મંદિરે જાય તો હું જોડાને બી કેવું હોય તો રહેજે જવું હોય તો જજે અમે દર્શન કરવા જઈએ છીએ અમારી ઈચ્છા નથી કે તમે જાઓ પોતાની જળ ચેતન સાથે વાર્તાલાપ કરતા એટલે કવિને પણ થયું કે કીર્તન ભક્તિની પણ આમ સિલ્વર જ્યુબલી આમ તો થઈ ગઈ જન્મથી તો કીર્તન ભક્તિને પણ એમ થાય ને કે હું પણ કંઈક બોલું એટલે કીર્તન ભક્તિ બોલે છે આજે અને કીર્તન ભક્તિનું મહાત્મ દાદાએ ત્યાં સુધી કહ્યું છે કે અમે પણ અમારી ચાર ડિગ્રી જે ખૂટે છે એ પૂરી કરવા માટે અમે પણ દાદા ભગવાનના આસીમ જય જયકાર હો બોલીએ છીએ એ કીર્તન ભક્તિ આજે બોલે છે અને આ દાદા ભગવાનનું યશનામ કર્મ છે કે દરેક પ્રસંગ વખતે કંઈક પણ નવું લખાય છે આજ દાદા કનુદાદાજીના જન્મ પ્રસંગે આ લખાયેલું છે જેમનાથી ઝીલાય એ ઝીલજો બરાબર કારણ કે ફર્સ્ટ ટાઈમ રાગ સાંભળો ને કદાચ છતાં બેસી જશે એમાં કહ્યું kan bhakti boli dil darwaajo kholi dil darwaajo kholi kirtan bhakti boli kirtan bhakti boli dil darwaajo kholi dil darwaajo kholi गाशो मुने अंतर बक्ति बोले छे कि ते मैं गाशो तो अंदर गमे भी होली हे ये बरफ थी जैसे चाहो त्यारे गाशो मूल तारो अंतर ભક્તિ બોલે કીર્તન ભક્તિ બોલી દિલ દરવાજો ખોરે દિલ દરવાજો ખોલે અક્ષર जो मुझे ने रुजवे रुजवे अक्षर दे खाली दादा भगवान ना सिंह जी येटनू वांशो तो पण चितने शुदी थाशे अने गाशो तो फिलिंग यहों काम गर से दुखनी विस्मुती थी जाशे अक्षर दे है पांचो मुझे ने आशे चित पीशुदी अक्षर दे वांचो मुझे ने आशे री थी, थी ने रुझ में सर्व प्रदेशे चोटिया आवरण पुखाड़े आ सर्व प्रदेश चोटियावरण पुखाड़े आ प्रवृति ઝંકો મહાત્માઓને ત્યાં જ્ઞાન પછી જે બાળકો આવ્યા છે એમાંથી નવ્વાણું ટકા બાળકોમાં આ જ્યારે ગાય છે હસીમ જય જયકાર ત્યારે સૂવે છે કેટલા મારી પાસે આવ્યા છે ફોન એવા કે બાળકોને જય જયકાર બોલે પછી સૂવે છે आलड़ु के लोरी आलड़ु के लोरी निंदरने अंग कोरी निंदरने अंग कोरी शांति शांति शांति वरदान सो रस पूर्ण भयो शांति शांति शांति वर પૂર્ણ ક્યોરી ભક્તિ બોલે કિદે બોલે શો આરો જય કારમ દાદા નામે તમુખની નિ જય ગામ ભાવા ભાવે નવ સ્વભાવે કેવળ આતમ ભાવ ભાવે અવિરોધાત્માન ભક્તિ છે કે નાના બાળક ને બુઢા ને વૃદ્ધ ને જવાન ને ક્યારે પણ કોઈ પણ પ્રકારે બુદ્ધિનો પર્યાય ઉભો થતો નથી આજે અઠ્યાવીસ વર્ષથી અખંડ કીર્તન ભક્તિ દર પંદર વર્ષે આખા વર્લ્ડમાં થાય છે પણ નાનું બાળક હોય છ મહિનાનું એ પણ કદી રડ્યું નથી આ એક આશ્ચર્યમાં જાય છે બુદ્ધિ ુના પર્યાોરે અવિરોત્મક અંજન પોતે ના પર્યાત અવિરોધાત્મક અંજન પોતીના પર્યાોતમ્બે અવિરોધાત્મક અંજન બોલી દાદા નંદ જબોરી દાદા નંદ જબોરી પ્રેમળ અમૃત પીને કાશે અરવિકાયા ઝોળે પ્રેમલ અમૃત પીને તશે અરવિકાયા એમને એ અંદર નથી દેખાતું એટલે ચર્ચ બહાર પેલી રાખે છે હોલી સ્પીરિટ એના દર્શન કરો જ્યોતરિટ હોલી દાદા દંદ જબોરી દા જી પ્રેમળ અમૃત ફી બોલી બિલ્ દરવાજો બોલી બિલ્ દરવાજો બોલી અને એ પણ ફક્ત પંદર મિનિટ જો એકાકાર થયા તો સો જાત્રા ફળ મળે છે આ દાદા ભગવાન ના શબ્દો છે ટેપ માં થયેલા છે પાછા કવિરા દેવગઢ ક્યાં આવ્યું રાજસ્થાન દેવગઢ કરીને જગ્યા છે જોધપુર બાજુમાં શ્રીનાથજી પાસે આ તે પાંચ સાત જણનું આપતા પુત્ર બહુ સંયોજન થઈ ગયું જ પાછું ત્રણ ચાર આપતા પુત્રો જવાના છે ત્યાં અને હવે અમે જઈએ છીએ દેવગઢ અમે આ શનિ રેવીએ મારી કિર્તન બિલકુલ થવાની છે ને અહીંયા આવી જઈને પાછા જો આ જુઓ નવા છે નવા છે બોલો નવા છે જ ધારા કીર્તન કુંજણ કોમળ કરણ હોતી એક ધારા કીર્તન કુંજન કોમળ કરેજ ધારા કીર્તન કુંજન કોમળ કરણંદ હોશે એક કીર્તન કુંજન આપણે પણ મૂર્ત અને આત્મા મૂર્ત છે એમ સારે ગમ બધી મૂર્ત છે સ્વર બધા અમૂર્ત છે શબ્દો મૂર્ત છે એને અમૂર્ત અમૂર્ત ની હાજરી થી આગવાય છે ગાયક ને જવાદી ફૂલે અમૂઠ સ્વર્ણી સૃષ્ટિ અમૂઠ સ્વર્ણી સૃષ્ટિ ગાયક ને જી ફૂલે અમૂઠ સ્વર્ણી સૃષ્ટિ ગાયક ને જલવાથી ફૂલે અમૂઠ સ્વર્ણી સૃષ્ટિ પથ્થર માયે પથ્થર માય બોટી નાજુક કોપી ડોલે નાજુક કોપી ડોલી સપજોને સુરદેવ જારે રડે છે ત્યારે કીર્તન ભક્તિ ખુલે છે પથ્થર માય ફૂટી ના આજુક આજુકૂપી શબ્દો મેળવે ભક્ષ શબ્દોને તુર્દી ભક્ષ પાસે કીર્તન ભક્તિ કીર્તન ભક્તિ ભૂલી ખોલી ો અંતરો સચિદાનંદ જય સચી સરસ બોલ બહુ સુંદર છે આખા વર્લ્ડ માં ગવાય છે ચોવીસ ચોવીસ કલાક ની થઈ છે અમેરિકા જેવો વ્યસ્ત દેશ સમય જ ના કોઈને ત્યાં આગળ વસંતભાઈ કેટલા વરસથી ચાલે છે કેટલા વરસ થી કેટલા કેટલા વરસ મને ગણતા ના આવડે અરે વધારે પચીસ છવ્વીસ બોલો અને હજાર બજાર માઇલ ડ્રાઈવ કરીને જાય છે જે હશે એમને યાદ હશે અમે હતા જ જોકે પણ એટલામાં વરસ યાદ નથી તારે પોતાની હાજરી ચાલુ કરાઈ એમને ત્યાં અને તમે છે તે બધા ગૌડાયા ગરબા ત્યારથી કવિરાજે બધા આદિનાથ નું એ તો કે દાદા ભગવાન હાજર થઈ ગયા છું કઈક નહીં અને એમનાથી સજા સેજ નીકળી ગયું આપણે ગરબા સાથે ચાલવા મળ્યું ખીલેલા ચોવીસ કલાક ની કિર્તન ભક્તિ ચાલો હવે થોડોક આપડે સત્સંગ લઈ લઈએ કવિરાજ અને આપડે સાડા નો સમય રાખ્યો છે પૂર્ણાહુતિનો તેમાં પંદર 20 મિનિટ થોડું લઈ લઈએ અને પછી એ બધા આમંત્રિત છે જી હા હું આ પાંચ દસ મિનિટમાં લઈ લઉં છું આપણા સુરેશજી પૂછે છે આપણા વડીલ મહાત્મા કે સમજ સમજણ અને ચારિત્ર સમજ સમજણ અને ચારિત્ર એ ક્રમ છે પછી બધે હું જ છું દેખાશી આ કઈ વચનો અમારાથી નીકળી ગયા હશે એટલે એમને બધા સમજવું છે આ બાબતમાં આપણને સમજણ પ્રાપ્ત ન થાય જે સમજણ શું કહેવાય છે કે જો વ્યવહારમાં અહીંયા જ્ઞાન ના હોય ને તો એ સામાન્ય વ્યવહારમાં સમજણ રૂપે થયેલી સ્થિતિ એને શું જ કહે છે શું જ શું એ વ્યવહારના ભાગમાં બધો વ્યવહાર બહુ સારી રીતે સંભાળી લે એવી છે એ બુદ્ધિનું અંગ છે એક એ બુદ્ધિનું જ અંગ છે પણ એ સમ્યક અંગ છે તો એ વ્યવહારમાં કામ કરે રીતે એ શું જ તો સુદના લેવલે ચલો વ્યવહાર થતો હોય બધો એકબીજાને કામમાં લાગી શકે છે અને મુક્તિ માર્ગમાં જે પોતે સ્વયં મુક્ત થયા છે અનેકોને એ મુક્ત કરવા માટે સાર્થક છે સમર્થ છે એવા એમનાથી આપણને સમજણ પ્રાપ્ત થાય ત્યાર પછી પ્રાપ્ત થયેલી આપણી સમજણથી આપણામાં જ એમના બતાવેલા માર્ગે આપણે ચાલ્યા કરીએ તો એ આપણા માર્ગમાં એ પ્રમાણે ચાલ્યા કરીએ આપણે આજ્ઞા કહીએ છીએ તેમાં આપણે જ આપણને સમજાતા જઈશું સામાન્યપણે માનવ શરીર સ્વરૂપે આપણે હંમેશા આપણાથી બીજું બહાર હોય એને સમજવા બહુ કારણ કે અવતારોથી અમે આવ્યા છીએ એ એટલું ગાઢું થઈ ગયેલું છે કહું તારે આજે ડિસ્ચાર્જ ભાવમાં છે છતાં પણ આવું છે કારણ કે આજનો કાળ આ હજના કર્મોની ભીડના કારમાં આપણને એકાંતનો દાદાએ અનુભવ કરાયો કે આ શરીરે કરીને આપણે એકાંત ખોરવા જઈએ ગમે ત્યાં તો એકાંત નથી મળતું કારણ કે મન તો બધે હાજર કોઈને છોડે નહીં ગમે તેટલી હિમાલયની ગુફામાં જાય તો આ એકાંત મળ્યું એટલે સ્વભાવથી સ્વભાવ મુક્ત અને મુક્ત થયેલા સ્વભાવથી આપણે આ પ્રભાવને મુક્ત કરાવીએ કેવી રીતે તો કે સમજણે કરીને આપણે પ્રાપ્ત થયેલી સમજણથી એ આપણે ઉપયોગ પૂર્વક ઉપયોગથી આપણા જ મન વચનગયા વ્યવહાર જોડે રહેતા જઈએ તેમ તેમની સમજ પડતી જશે કે ક્યાં ક્યાં આપણે અટવાયા હતા ક્યાં નતા કેમ ના એ મીઠામાં અટવાયા હતા કડવામાં અટવાયા હતા કેમનું ના બધું કેવી રીતનું તેને જેમ છે તેમ ખબર પડતી જશે એ બધું આખું ચારિત્ર ભાગમાં જેટલી ખબર પડી એ ચારિત્ર ભાગમાં જાય છે ખ્યાલ આવે એ ચારિત્ર સમજણ પ્રાપ્ત થઈ અને આપણે સમજી ગયા અનુભવ કરાયો સ્વાદ કરાયો આપણને કે હું આ છું અને નથી અને હું માનતો હતો તે ખોટું નીકળ્યું અને એ તો આ છે એટલે પ્રાપ્તિ પહેલું આવે છે પહેલું છોડાવે છે પછી પ્રાપ્તિ આવે એમ એમ ના આવે છોડાવ્યા વગર પ્રાપ્તિ પ્રાપ્ત થાવ જ નહી તમે એટલે કે છે કે હું મારાથી તમને મુક્ત કરાવું છું અને તમે કોણ છો તે તમને ભાન નથી તે ભાનમાં મૂકી દઉં છું તમને કે તમે આમ છો તે બંને પોતાના ગુણધર્મે કરીને યથાર્થપણે એને પૂરા વૈજ્ઞાનિક પ્રયોગે કરીને આખું મુક્ત કરે છે સમજાયું ને એટલે કર્મ ને કર્મની જાતિ બહુ વિશાળ છે બહુ વિશાળ એ અંદર પહોંચી મા મુશ્કેલ છે પરંતુ જે મુખ્ય કર્મો આઠ પ્રકારના છે આખું વિજ્ઞાન અહીંયા છે હવે શાસ્ત્રનું જ્ઞાન તો આપણામાંથી કોઈને છે નહીં બહુ જે થોડું ઘણું જાણતા હશે પણ ખાસ એવું કહેવાય નહીં ને જે ત્યાં સંયમીઓને બધા પોતે શાસ્ત્રમાં ઊંડા ઉતર્યા છે એ શબ્દમાં ઉતર્યા છે ઊંડા નોનીતભાઈ સાહેબ એ શાબ્દિક છે શાબ્દિક ખોટું નથી હોય કારણ કે સમાજ વ્યવહાર છે એટલે રહેવાનું જ છે પરંતુ એમાં શબ્દાર્થથી સમજાવનારા બહુ જૂજ હોય છે આચાર્ય શ્રેણી પર પણ એવા બહુ ઓછા હોય શકે શબ્દાર્થ હું કહું છું હા શબ્દાર્થ તો બહુ એનો આખો વિસ્તાર છે મોટો શબ્દથી માંડીને શબ્દાર્થની સમજણ એ સમ્યક બુદ્ધિ વખત સૂજ અંદર જેટલી આપણી ખીલેલી હોય કુદરતી પડે અને પ્રાપ્ત પ્રાપ્ત જીવનમાં આપણે એનો આપણાથી વિકાસ થયો હોય એનાથી જ એ શબ્દ ધીમે ધીમે ધીમે એના પડરો ઉકલતા જાય તેમ શબ્દ સમજાતો જાય શબ્દ સમજવો બહુ મુશ્કેલ છે બહુ જ મુશ્કેલ છે સાદો શબ્દ સમજીએ છીએ આપણે ત્યાં બધા શબ્દાર્થ પૂરો થાય છે ત્યાર પછી તો શરૂ થાય છે તે મહાત્માને પહેલો જ પરમાત્મા મૂકી દેજ દાદા સીધા જ એટલે એમનો એમનો શબ્દાર્થ બધો પાછું એમને ઉકેલવું પડે એટલે વાણી એ ટેપ રેકોર્ડ છે એ મહાત્માઓ માટે અનુભવનું સોપાન છે પહેલું બહુ ત્યાંથી જવા માટે પણ બોલાતી વાણીમાં જેટલું જવાય ત્યાર પછી અંદર જવાય પેલા બોલાતા કરીએ કેમ ના જઈએ અંદર બોલાય તો રહી છે પણ પેલું ખુદાનું પદ ના કયું રાજે ફળે તો a પ્રાપ્ત થયેલી થી અને બંને ભેદ થી આપણને જે સમજણ પાડી અને મૂળ સમજ મૂકી દીધી અને એનાથી આપણી આ સમજણ પડી છે તે બધું વિશેષતા નીકળતી જતી જાય આપણા મન વચનકાના વ્યવહારોની તેમ તેમ આપણે જ આપણને સમજાતા જઈએ એટલે ખુદાની ખેરાતી ખોજ અહીંયા કહ્યું છે કવિરાજે ખુદા તો સતત તમને તમારી આગળ રેડી રેડી છે એ શબ્દ બહુ ગજબ ના છે ખેરાત લે બધું સમજવું એટલે આ ખોજાઓ બધા ખોજમાં પડ્યા છે ને ખોજાઓ દાદા બહુ એમને આ ખોજાઓ બહુ પાક અમારા કયા સાહેબ એમના આકા સાહેબ એટલે અત્યારે પણ છે તે કેટલા આલિશાનમાં બધી રીતે રહે છે એમને ગમે તેવું હોય પણ નહીં એ અમારા એ છે ખોજાઓ ખોજક સત ખોજક વૃત્તિ બહુ કેતા એ એટલે સમજ સમજણ અને ચારિત્ર એ આપણને જ્ઞાન દર્શન અને ચારિત્ર એના પર જાય છે એટલે સમજ સ્વરૂપે આપણે સ્વાદમાં આવી ગયા લક્ષ બેસી ગયું પ્રતીતિ ખુલ્લી થઈ જાય છે બીજે દિવસે પ્રાજ્ઞા સ્વરૂપે આખી પ્રજ્ઞા લેવલથી એ શરૂઆત છે એની અને અનુભવ આપણામાં અંદર અંશે અંશે આપણે થતો જતો જાય છે એ અનુભવ બહુ રાખવા જુઓ દરેકના જીવનમાં થાય છે ના થાય બને જ નહીં કોઈ દિવસ એ થાય અને એમ કરતા આપણે આપણા મન વચનકારમાં જ્યાં આગળ થઈ ગયું પકડ પકડ થઈ ગઈ સમજની બરોબર હ સમજી ત્યારે આપણા વિપરીત અંશો છે ને એ બૌદ્ધિક પર્યાયો વિપરીત ભાગ છે વિપરીતતાઓ ઓસરતી જાય છે ઓછી થતી જાય છે અને એની જગ્યા ખોલી રહી શકે નહીં બાકી બુદ્ધિ તો રહેવાની ચેક સુધી ચેક સુધી રહેવાની તે એમાં સમ્યકતા પ્રકાર લઈ લે છે એટલે બુદ્ધિ કંઈક જતી રહે એવું નથી હોતું પણ સમ્યકતાને પ્રાપ્ત કરે છે ધીમે ધીમે એટલે સમ્યકતાના અવશો અવસત્સંગ સત્સંગનો વ્યવહાર દાદા ભગવાન કહે છે મારી હાજરીમાં બધા ખુલ્લા થાય અંબુભાઈ ચંપકભાઈ મળ્યા ને ચંપકભાઈ જો પાછળ બેઠા ત્યાં મળજો આ વાત છે એટલે સમ્યકતા પછી ઇન્વાઈટ વસંતભાઈ યુએસ બાલાજી હવે બરાબર છે એ આપણે તમારે ખ્યાલમાં રાખવાનું हेमा बहन आई अच्छा ये कौन पूछता है बहुत बीमार रहते हो तो मन में क्या सोचना चाहिए कौन है जरा खड़ा हो जाए पुछा, कुछ ने पूछा बहन में है कि भाई में खड़ा हो जाओ हा? बीमार होता हो रहते हो तो मन में क्या सोचना चाहिए कौन पूछ तू पूछती है तू क्या नाम थारिका। थारिका। अंदावाद। अंदावाद। है बॉम्बे वाली हा अहमदाबाद ठीक है ज्ञान में बैठी है ठीक थी? है ठीक है, है तो बहुत बीमार रहते हो तो मन में क्या सोचना चाहिए मन में ऐसा सोचना चाहिए कि निहारी का जो है ए निहारी का तू बीमार रहती है तो तेरे साथ तो मैं हूं तो मेरा मन से मैं आपको बताना चाहती हूं कि तेरी बी, बीमारी तेरी मानसिक स्थिति के वजह से है और मन से मैं ऐसा सम, बताता हूँ तो मन की भाषा जो बीमारी की भाषा है उसकी सामने वाली भाषा से आप निराय के साथ रहो सामने वाली समझ में आता है न वो रोगिष्ट मन है उससे बीमारी वो मन से शुरू होती है पीछे शरीर में आती है आहिस्ते आहिस्ते आती है शरीर में समझे तो शुरुआत तो कब को हो गई है हुँ? तो हम उसका साम, बाकी सामने वाला मन से उनके साथ डीलिंग करना है नहीं समझा लेकिन ज्ञान ज्ञान मिल जाएगा तो ये रोग निकल जाएगा मन का बिल्कुल वो ज्ञानी पुरुष निकाल सकते वो रोग बहुत बड़ा रोग है उसको भव रोग बोलते हैं भव रोग સબસે બળા બસ શું કોણ છે ઈલા ઇલાબેન છે અને સત્સંગ અને મહાત્મા એ બે માં આપણે અસીમ જે જે કારો બોલાવીએ છીએ આમ ધૂમ સ્વરૂપે બધા સમજે છે હકીકતમાં એ ભક્તિ છે કીર્તન ભક્તિ છે કીર્તન ભક્તિ બધી ભક્તિઓમાં શ્રેષ્ઠ ભક્તિ છે હકીકતમાં એ છે પણ આપણે સામાજિક ને વ્યવહારમાં બધું આવું ચાલે છે ને એટલે એવું ધૂન શબ્દ બોલી જાય છે આપણાથી પણ સ્વરૂપ કીર્તન ભક્તિ બોલે તો વધારે સારું યથાર્થ પ્રયોગ થાય એ બધો પરંતુ એ મહાત્મા સત્સંગમાં કહ્યું તમે એમાં એ ઉપરના બેમાં ભક્તિભક્ત અને પરમાત્મા અને આમાં શું ફેર છે એટલે કહે છે કે ભક્તિ કે ધૂન મીરાબાઈના ભજનો ભક્તિ કરીને જ કૃષ્ણ ભગવાનને પામ્યા તો મીરાબાઈ કૃષ્ણ ભગવાનને પામ્યા નથી પરંતુ એમની જે વૃત્તિઓ હતી વૃત્તિઓ એટલી બધી ભગવાન જોડે તદાકાર થઈ ગઈ હતી પણ ભગવાન કઈ રીતે એમને દેખાતા એ રીતે એટલે એ મૂર્ત ભગવાન જોડે તદાકાર થઈ ગઈ હતી એટલે વૃત્તિઓ થાય એટલે એમાં સુધારા આવ્યા વગર રહે જ નહીં સુધારા હલકું હલકાપણું બધું થતું જાય હલકાપણું થાય એટલે ભગવાન તો એ છે આપણને ભેગા થવા માટે સમજાયું ને એટલે સંજોગ મળી જ જાય એને મળી જ જાય એ પ્રકાર છે એટલે એને પુણ્યનો ઉત્કૃષ્ટ પ્રકાર અમુક સર્જાય છે અંદર અને આમ મહાત્મા સચોટ સરળ માર્ગ ચીધીને બતાવો કે શ્રીમંત સ્વામી દાદા ભગવાનની સામીપ્યને પામીને મોક્ષ માર્ગમાં પથિક બની શકીએ એટલે કીર્તન ભક્તિ છે ને ભક્તિનો મતલબ શું છે કે જેનો જે સ્વભાવ છે શું જીવ અને અજીવ બે તે પોતાનો સ્વભાવ છે આપણે સમજી ગયા હું શુદ્ધ આત્મા છું એટલે જીવ એટલે આત્માને અહીંયા કહેલું છે એટલે હું શુદ્ધ આત્મા છું એમાં વ્યવહારથી હું ઈલાબેન તરીકે છું એમાં હું શુદ્ધ આત્મા છું રીતે સમજી ગયા એ એના સ્વભાવથી એ પોતે પછી આપણે એના ભજના સ્વરૂપે અંદર રહીએ જ ઈલાબેનના શરીરમાં શરીરમાં અને એ જેમ જેમ આપણને હૃદયથી ને દિલથી આપણે બને અને એમાં જોડીએ તારા કીર્તન ભક્તિમાં એટલો ઉપયોગ કર્યો ને કવિરાજે અને તે વખતે બાળકોને કેટલા બધા થઈ જાય છે એ એ જોડી તે વખત જોડી જ જાય તે વખત એટલે એમાં સતત અખંડ જોડવો બહુ મુશ્કેલ છે ઘણું મુશ્કેલ છે પણ આપણે જાથું આમ કરીએ ને એમાં જેટલા એટલે એવું જો હું તો કહું છું કે આઠ મિનિટ દાદા કહે છે બોલે દસ મિનિટ બોલાવતા દાદા ઓછામાં ઓછું આ બહુ સમજવા જેવી વાત છે એટલે તે વખતે ઉપયોગ બધાય સરસ બને તેટલો બાકી બધું આવતું હોય તો એને ધક્કા મારીને બહાર કાઢીને પણ એમાં રહેવાનું આપણે એટલી માથા કરો તો સારું સમજ એટલે જ્ઞાન એના ભક્તિ સાથે જ હોય જ્ઞાનને ભક્તિનો અનોન્ય સંબંધ છે હવે જ્ઞાન બે પ્રકારના વ્યવહાર એટલે ભૌતિક જ્ઞાન અને આપણું મૂળ જ્ઞાન અસર જ્ઞાન હું શુદ્ધાત્મા છું એટલે ભૌતિકમાં પેલા આ ભક્તિ કહી તમને અને આમાં આપણી આ પરમાત્મા ભક્તિ શું દાદા ભગવાનના અસીમ જે કારો અને દાદા ભગવાન આપણે આપણે પોતે જ છીએ શુદ્ધાત્મા સ્વરૂપે બીજું કશું નથી આપણે પ્રજ્ઞા સ્વરૂપે એ જ છે આપણું એટલે આપણે આપણી ભક્તિ થઈ જાય છે એમાં અને ઉડતા આરતી તો દાદાને ઉતારીએ છીએ પણ દાદા કહે છે મારી આરતી નથી ઉતારતા આ અંબાલાલ મુજીબ પટેલના શરીરની આરતી નથી ઉતારતા તમે તમારે રહ્યા છો મેં તમને કહ્યું નથી તો મારી આરતી ઉતારો ક્યારે કહ્યું કહ્યું રાજન એ નટુકા જબરા હતા નટુકા છે હાજર હોય ને કોઈ એ તો બહુ જુદા હતા પણ દાદાને પૂછવામાં આવ્યું કે નટુકાકા અમની વાણી આવી છે દાદા તમારે કેમ ન અમુક અમારા પ્રાકૃતિ પ્રકૃતિના વસકો એવા છે વસકો ગુણ કે મળતા આવે છે એમાંથી આરતી થાય રસિક ભાઈ બધા કે કરો છો કાકા કાકા થોડા છે આફત તમને બોલાય આવું દાદા શું કે અલ્યા અહીંયા બધા પ્રસાદ દૂધ બધું લાવી ઉપર મલાઈ મલય હોય છે તે વીણી ખાઇ જાવ તમને આપતો પુત્રો છે કે આફત પુત્ર આવું કેતા એમને નિમેશાન સ્વામીજી ડોક્ટર એ આપડા આમંત્રિત બોલાવશે અને બીજું વસંત બોલાવજો પૂજન સ્ટેજ પર આવી જાઓ આપણે બધા જ જગ્યા પરથી ભાવ પૂજન કરીશું અને આપણા પ્રતિક તરીકે લોકો દ્રવ્ય પૂજન કર કોઈ પણ પ્રકારનું કાર્ડ લાવ્યું હોય તો પ્રસંગ પતર્યા પછી દીપકાનંદજીને આપી દેજો કે નિશિતાનંદજી દાદાજી એને જોઈને વિધિ કરી લેશે અત્યારે કોઈ સ્ટેજ પર ન જાય ખાસ વિનંતી चश्मा छे, जे महात्मा चश्मा हो चश्मा छे માળા આપી છે મુંબઈ મુંબઈ તરફ મંગલ ગ્રહણ ની માળા છે આ બધા છે મંગલ ગ્રહણ સ્ગત કરો સ્વાગત સ્વાગત કરો સ્વાગત kakaruncho bilakruncho nagata pravuno swagatruncho pragata prabhu Go on. એક સમયમાં કદાચ સંધેશ એક સમયમાં koi na parche p સુધીરભાઈ સકડ સંસ્પતિને વિનંતી કરું અને પછી યુએસના સંસ્પતિ વસંતભાઈ અને બાલાજી સાહેબ તૈયાર રહેશે આ પૂજન પૂરું થવામાં છે સુધીરભાઈ સાહેબ વસંતભાઈ અને બાલાજી સાહેબ પૂજન પૂરું થાય એટલે ઉપર વધારશો નાની આપીને મોટી લઈ લેજ દાદાજી નાની આપીને મોટી લઈ લીધી પાછી એટલે મોટી પણ એમણે જ આપેલી વસંતભાઈ અને બાલાજીભાઈ ડૉક્ટર વાલાજીભાઈ અને વસંતભાઈ પટેલ યુએસએ જય જયકાર पूज्य कनु दादाजी तथा शिलवंत पूज्य आप्तपुत्र तथा सर्व महात्मा गणाजी हम कविराजे चार पंक्ति गई एने शामिल कर अपने अक्रम विज्ञान ने उदघाटित छे। આ વખતનો એકવીસમી તારીખ નો અંક બહાર પડી ગયો છે એનું નામ છે ચારિત્રમસે લીટી હતી હાલુ કે લોરી શાંતિ શાંતિ વર્ધક સ્વરસ પૂર્ણક પ્યોરી હવે એનું અર્થઘટન રાધેશ્યામભાઈ મારી જોડે બેઠા હતા એટલે બે લીટી ચેન્જ કરી છેલ્લી લીટી ચેન્જ કરી કે હાલડલું કે લોરી નીંદર ને જકોરી શાંતિ શાંતિ વર્ધક સૌ રસ પૂર્ણક પૂરણપુરી પ્યોરી જગ્યાએ પૂરણપુરી ગણાય અને પછી આપણે ફેરફાર કર્યો કે નિર્મળ સ્પિરિટ હોલી દાદા નંદે ઘીમાં જગોળી પૂરમપુરીમાં તો ઘી હોય ને હવે એ પૂરમપુરી આપણે ઉદઘાટિત કરીએ છીએ યોગેશાનંદે આ પૂરી તૈયાર કરી છે અને અક્રમ વિજ્ઞાન આ વખતનો સપ્ટેમ્બરનો અંક બહુ અદભુત રીતે પ્રગટ થઈ રહ્યો છે અને દાદાના જન્મ દિવસે થાય છે એટલે એક હિસ્ટોરિકલ ઇવેન્ટ પચાસ વર્ષની તો હવે એની અંદર શું છે કહું એક તો ચારિત્ર વિષય છે બીજું સ્પેશિયલ એટલો બધો સૂક્ષ્મ સત્સંગ છે ખાસ કનુ દાદાજી સંપૂર્ણ અંક આ રીતે તૈયાર કર્યો છે જન્મદિન નિમિત્તે अने आ कुदरती मेटर आयु कोई एफर्ट करो दादा एम पुष्क विपुल प्रमाण में दादा देश सहज रीते वही है ये बदा आप हमें एक बै प्रोग्रामनी जाहरात कर दू अमदावाद तारीख सत्यावीस अठयास पार्श्वनाथ हॉल में सवार लगभग साढ़ नौ थी बार साझे चार साढ़ छ सत्यावीस ने अठावीस सत्संग राखो पूज्य कणु दादाजी ने करूणा पधारवाट अहमदाबाद वाला બધાએ તા આપને સૌને ભાવભર્યું સંઘ તરફથી આમંત્રણ છે અને આ સત્સંગ અમદાવાદના યુથ તરફથી સ્પોન્સર થયો છે દાદા દાદાજી અમદાવાદને દાદાજી અમદાવાદના યુથે સ્પોન્સર કર્યો છે એટલે એ લોકોની ભાવના હતી અને એ રીતે આપણે આ પ્રોગ્રામ ગોઠવ્યો છે હવે જો દાદાજી અઠવાડિયા દસ દડા પહેલા આપનો ફોન આવ્યો કે પેલું આ રબર છે બધાને પેક કરવા માટે એનું મહત્વ એમનું કુદરતી સ્પૂર્યું છે લાવો જેન્ડ લાવો આમ જુઓ સોળ થી વીસ તારીખ નું મુંબઈ અને એકવીસ તારીખે દાદર ખાતે સોળ સત્તર સોળ સત્તર અઢાર જાન્યુઆરી ત્રણ દિવસ સરયુબેન બધાને આમંત્રણ આપે છે મુંબઈ આર એન શેઠ કર નિમિત્તે ખાસ થયું છે શાંતિ સાંભળજો બે ત્રણ મિનિટ તો થશે નાનકડું સાવ અમથુ આ રબર બેન અઢાર સત્તરમી તારીખે સ્ટેફન પેરીએ પેટર્ન કરાવડાવ્યું હતું દાદા અને એન્ડી રૂની એ રબરબેન આ શતક મહાન શોત તરીકે ઓળખ આપી રબર બેન એટલે આપણું આ પૂતગલ છે એવી વાત છે भारे लकी आ रूपकड़ू रबर बेंड गोल ऑब्लॉग रबर बेन्डनी सुवाड़ी कायापकता अजब गजब नाकृतिक गुण लम चौरस चौरस गोल ऑब्लॉग ऊभा आडा कद आकार ने वाली वर्गी खेची खेची सबने एकटा राखे रबर बेन्ड आप बजा છે હવે જૂનવાણી તરીકે એક રૂપક મૂક્યું છે જૂનવાણી તરીકે એક રૂપક મૂક્યું છે કે ભાઈલા મુરબાની ચાસણીની ટેસ્ટિંગની હદ કેટલી અને ક્યાં સુધી મારા બા બનાવતા હતા મુરબ્બાને પછી ચાસણી આમ કરે તો મારા માસીઆઈને આમ ખેંચે તૂટી જાય એટલે એની એક ટેસ્ટિંગ હતું હવે આજના જમાનામાં શું થાય છે દોસ્ત ચિંગમની રબરી લંબાઈની ચાઇલ્ડિશ મજા ક્યાં સુધી ચિંગમ કરીએ પછી ખેંચીએ છોકરાઓ ખેંચે યુથ એટલે આ રહેવા अखतरा आग्रह अठाग्रह कदाग्रह मताग्रह पूर्वाग्रह दुराग्रह मिथ्याग्रह कषाय आग भड़की उठसे तंति वाणी ताीता संबंधों जसे लैफ्ट एंड राइट एबाउट टन याद कर ले शूट एट साइट प्रतिकमण ओपन था तारी इनर लैबोरेटरी कर्मों ईंधण ध्वस्त था आज्ञा चौकी पेरो जागृत एलर्ट थन टन टन टन क्षमा झरना तुलबुक्स नी बहड़ी गई मास्टर की अग्रह अहंकार फोटा देखाया निरागरी सर्वी दृष्टि समझाई गई क्षमा करो क्षमा करो क्षमा करो हृदयधून पर गाय रही ડૉક્ટર બાલાજી હાલમાં આપણું હોલિસ્ટિક સાયન્સ રિસર્ચ સેન્ટર સુરત જે કાર્યરત છે એના ડાયરેક્ટર છે અને બધો કાર્યભાર સંભાળે છે અને વસંતભાઈને તો કોણ ઓળખતું નથી એટલે વસંતભાઈ આપણે રિસર્ચ સેન્ટર ખાતે જમાના અનુરૂપ હજારો લોકો સુધી પોચી શકીએ એટલા માટે એટલા માટે મેગેઝીન મળી રહેશે અને એમાં વૈજ્ઞાનિક રીતે જુદા જુદા પરિમાણોથી સમજાવે છે બાલાજી સાહેબ સમજાવો બાલાજી આપને સમજાવશે ઈ મેગેઝીન શું થયું કેમનું થયું અત્યારે પ્રચારમાં કેમનું આવ્યું છે ઈશ્યુ છે જે પરમ પૂજ્ય દાદાશ્રીજી ના પચાસ જન્મદિવસ પ્રસંગે સ્પેશિયલ ઇસ્યુના રૂપમાં આપના સમક્ષ અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ એના અંદર ફર્સ્ટ જનરેશનથી લઈને ફોર્થ જનરેશન એના અંદર અમારા ચેરમેન શ્રીમાન વસંતભાઈ પટેલનાની ચૌથી પેઢીના આર્ટિકલ્સ બી એના અંદર સામેલ છે એના અંદર હોલિસ્ટિક સાયન્સ સાયન્સને લગતા વિવિધ લેખો जे दादा भगवान परम पूज्य कनु दादाजी अपना सन्म्मा आप्तपुत्रों अही विराजमान डॉक्टर शैलेषानंद जी वगैरह अने बीजा विद्वा બીજા વિદ્વાનોના લેખો સમાવિષ્ટ કરવામાં આવેલા છે એના અંદર રામતીર્થ પટેલની કવિતા અને ભગીરથ પટેલના કનુદાદાજી સાથેના અનુભવો બહુ બહુ સારી રીતે સંકલિત કરવામાં આવેલા છે અને બીજી એક વાત એ બતાવવા માગું છું કે આ ઈ મેગઝીન મલ્ટિલિંગલ છે અર્થાત કી એના અંદર અત્યારે તો હિન્દી અંગ્રેજી અને ગુજરાતીમાં લેખો અમે સમાવિષ્ટ કરી રહ્યા છીએ પણ ભવિષ્યમાં ભારતની બીજી બીજી भारतीय भाषाओं ने भी समाविष्ट करने इच्छा है तो यहाँ પરમપૂજ દાદાશ્રીને હું આશીર્વાદ માંગું છું કે અમારી સમસ્ત ટીમ ને એ એ એ એ એવી પ્રેરણા આપે કે આને વધારામાં વધારે લોકો પાસે પહોંચી શકે એમની પોતાની ભાષામાં આ હોલિસ્ટિક સાયન્સ લોકોને મળી શકે એ સમજી શકે એના માટે અમને અમને પ્રાપ્ત હોય અને એની આ મેગઝીનની શરૂઆત કરી રીતે કઈ રીતે થઈ એના વિશે હું ફક્ત એક એક અર્ધ મિનિટમાં એટલો કહું કે એક દિવસ હું અને શ્રી યોગેશભાઈ શુક્લાજી બેસેલા હતા અને અમારા સાથે વાતચીત થઈ અને વાત કરતાં કરતાં અમે ગૂગલમાં બ્લોગ લખવાનું શરૂ કર્યું જેના અંદર દાદા ભગવાનના સૂત્રો અને પૂજશ્રીના આપતસૂત્રોનું એના અંદર સંકલન રોજ રોજે રોજ કરવાનું શરૂ કર્યું અને પછી એમ થયું કે જે આ બધું કરું છું તો હું એક ઈ મેગઝીન બી સંસ્થા બહાર પાડવી શકું છું તો એ આપના સમક્ષ અત્યારે પ્રસ્તુત છે હું વધારે સમય નહીં લઉં કે મને ખબર છે કે અત્યારે સમયની બહુ મર્યાદા છે હું આપને જસ્ટ એક બાલાજી સાહેબ આપ સમજાવો કે એ મેગેઝિન વિશ્વમાં કેવી રીતે બધે એકબીજાને કામમાં લાગી અને જ્યાં હોય ત્યાં પોતે એમને ગૂગલ ઉપર અહીંયા એમને પૂછી શકે ના જવાબ પણ આપી શકે એ રીતે એનો વિસ્તાર થશે આ વ્યક્તિ આજના આજના યુગમાં કાગળ ઉપર લખેલો જલ્દી લોકો વાંચતા નથી અને એમના પાસે ટાઈમ બી નથી હોતો આપ સૌ જાણો છો કે કોઈની ટપાલ બી આવેલી હોય તો જોવામાં બહુ લોકો સાંજ પડે ત્યારે ઘર ઘર જાય ત્યારે વાંચે પણ આજે इंटरनेट जो जमा है कोई भी वस्तु तरत व्हाट्सएप वगैरह मध्यमों मा, एसएमएस ईमेल अपने तरत एकबीजा ने कम्युनिकेट कर अपने अत्यारा सारूँ तीव्र झड़पी एक जमा कि कशु आ, आ, आ, आ, आ, आ, आवा विचारों भी लोगों ने नौता होता, होता। पजे आ मध्यम द्वारा આપણે આપણા પાસે જે કંઈ છે એકબીજા સાથે વિશ્વના ખૂણે ખૂણે એને આપણે શેર કરી શકે કરી શકીએ છીએ હું આપને એ બતાવવા માગું છું કે આ ઈ મેગઝીન અત્યારે એવા એવા દેશોના નામ જેના કી હું બી નામ જાણતો નહોતો ઇન્ટરનેટનો બહુ મતલબ એડિક્ટેડ કીડા કહી શકું છું હું પોતાની જાતને પણ મને ખબર નથી બહુ એવા લગભગ પચીસ ત્રીસ દેશોથી લોકો એના પરમાનન્ટ વ્યુઅર્સ છે આપણા જે એ હોલિસ્ટિક સાયન્સ દ્વારા લખેલા બ્લોગ્સ અને આ ઈ મેગઝીનને વાંચી રહ્યા છે જેને કોઈને બી જો સર્ચિંગમાં મળી જાય મળશે જો આપ એચ એસ આર સી ટાઈપ કરશો તો સૌથી પહેલાં એચ એસઆરસીએફ એટલે એટલે યુ એસએની સંસ્થાનું મળશે અને બીજો અમારો એચ એસ આર સી બધા દાદાજી બોલા રહે આપી આપી પાંચ મિટ રાજ પવનજી કે ઘર સે આ દાદાજી બુલા રહે एक अभियान अलवर के लिए दिना है है, हमें, आपकी में सभी को प्राप्त हो उसके कारण, इसलिए आपका काम है। जरूर आज आ? आ? एना कोई ने जो थैंक यू મહત્મારે પવન કુમાર હૈ અકર તો રહે નહીં દો બચ્ચે હૈ તે હૈ બહુ અચ્છે પડે પઢા લિ પવનજી હૈવર કે અલવર કે પવનજી હૈ ક્યાં દેતે આપણે અલવરવાલા બનાત્યા કવિરાજ એ અલવરવાલા બના તો એક કામ કરો અભી હવે બનાવ તો કવિરાથ કોઈ જબ આ અલવર તબીબી હૈ હવે અદભુત આનંદ બિલકુલ અલવર સારા હિન્દી સામ્રાજ્ય કા સિહ દ્વાર બોલા જાતા હૈ સિહ દ્વાર તો બસ અચાસ હિન્દી ભાષિયો કો આજે અસંતુષ્ટ ચાર લાઈન બોલતા હું અંદર હૈ હા સમજાના હૈ હિન્દી ભાષિયો કે અસંતુષ્ટ કર્યું છે યુનિવર્સિટી મેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ હૈ સારા સંસ્કૃત વિભાગ કે उच्च स्तर पर पीएचडी स्तर पर वो उसके सबको हेड है जिसको पीएचडी करना है उसका भी उनकी गाइड लेते हैं तो ये हिंदी अपना र, ख, क्या बताया आपने किसने मुझे समझाया कौन नाम बोल रहा है ना कोई वो रेडियो पर जो बोलते हैं समाचार बोलते है संस्कृत में उनका नाम क्या बताया डॉक्टर सागर डॉक्टर सागर करके है क्या डॉक्टर बड़दे बड़दे सा, सागर वो अपने ऑल इंडिया रेडियो पर बोलते हैं ना बरबर है ऑल इंडिया रेडियो पर संस्कृत में, જો સમાચાર હિન્દી ગુજરાત સભ વૈસા વૈસાત મે બોલતે હૈને દાદા ભગવાન કે તીન મંત્ર દાદા ભગવાન કે સત સાધન કો સંસ્કૃત મે ભાષાંતર કરે સંસ્કૃત મે દાદા ભગવાન કે ત્રિમંત્ર પશ્ચાત હૈ પ્રાતઃ विधि जो पांच बोलते हैं हम नमस्कार विधि वो है उसके पश्चात नहीं नमस, नमस्कार विधि पूरी है संस्कृत में उनके पश्चात नौ कलमो है वो नौ संख्या कहा निर्देश करके है <laughs> और आखिर में કે પશ્ચાત સર્વોત્તમા સ્વરૂપ કીર્તન ભક્તિ દાદા ભગવાન જય તુમાર કીર્તન ભક્તિ દી હૈ શુદ્ધાત્મા પ્રાર્થના નહીં આઈમે પશ્ચાત શુદ્ધાત્મા પ્રાર્થના ભી હૈ સારા સંસ્કૃત મેં આ ગયા પવનજી તો ઇન્દિરાજી જવાબદારી બનેગી કે યુનિવર્સિટી મેં સભી કો પહોંચાએ આહિસ્તે આહિસ્તે કિને યુનિવર્સિટી મેં થાઉઝન્ડ કવિરાજ ઇસિ હમને આપે સબ આપે હમ અલવર જાએંગે તબ જરૂર આના બડીલો થોડે હા પણ આપણે લગે કતનેસો સંખ્યા બોલો તો હિસાબે સંખ્યા હોય બિલકુલ આપણે અલવર્ની યુનિવર્સિટીમાં અનુવાદ મહારાષ્ટ્રીય મરાઠી લેંગ્વેજ મેલાજી ડોક્ટર બાલાજી નમ્ર વિનંતી સારા મહારાષ્ટ્ર મેં હોય આપણા હૈ પ્રોમિસ દે ક્યા હાથ ઉચા કરો હા ચાલો એક પંદરમી ઓગસ્ટે હું એકવાર અમેરિકામાં હતો ત્યારે એક સ્કૂલમાં મને બોલાવેલો એક તે લખાઈ ગયેલી પણ આ હિન્દી ભાષીઓની પૂર્ણ થઈ જશે બરાબર મહત્વ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામા સ્વધર્મ પૂર્ણ તીર્થ મારા સ્વધર્ પરબ હો જલખી ધારા પ્રેમ પરબ હો જલકી ધારા તન મન ધન હો પરોપારા તન મન ધન હો હર ઇન્સાન કો રોટી મિલે હરે हर कुुम्बक घर का एक घर होगा।, होगा सब को समय पर मिलेगा खाना का आनन्द सब कुय पर मिलेगा खाना सानंद सबको मिलेगा सक होगी मनोष काया सक होगी हो रया आ होगी मनोश काया सक होगी हो शाया नहीं जिये जब यह होगा मंगल कारा कबा ओचा होगा हमारा होगा जय दरेक इंसान ने रोटी कपड़ा मले સત્સંગ ને આ બધું મળશે ત્યારે અમારો ઝંડો ઊંચો થશે કવિરાજ એ લાઈન બોલાતે હે બળ હૈ કે હે દાદા ભગવાન ને એક રૂપ કરેને કે છુટ્ટી જરૂર દેગે ત nare awojaha <laughs> જાય જોયું એ જાગતી વખતે જોયું સપના માપના માય ના પસંદ પડે છેલ્લા સહેવો પડે છે ને ના સમજો તોય સહેવાતું ના સમજો તો સહેવાતુ दा दा ना असिम जय जय हो दादा भगवान न सिं जयकार जय हो दादा भगवान सिंह जय जयकार हो दादा भगवान सिंह जयकार हो राजा भगवान सिंह जय जयकार કાર દા ભગવાસિ જય જય કાર ભગવા જય જયકાર દાદા ભગવાના સ્વિ જય જય કાર ભગવાન સિંહ જય જય કાર ભગવાના અશિ જય જયકાર दादा भगवान ना अस्तिम जय जयकार होगा हो। भगवाना असिम जय जयकार भगवान ना असिम जय जयकार हो दादा भगवाना असिम जय जयकार दादा भगवान ना અસીમ જય જય કાર ભગવાના હસીમ જય જયકાર હો દ્વારના હસીમ જય જયકાર કરો હસીમ જય જયકાર જય જય ગા ભગવાના અસીમ જય જયકાર દાદા ભગવાન ના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જય banana asim jay jay kar dada bhagwan na asim jay jay kar ho dada bhagwan na asim jay jay kar ho dada bhagwan na asim jay jay ભગવા અસીમ જયકાર દા ભવાન ના અસીમ જ હો દા ભગવાન ના અસીમ જયકાર હો દા ભગવાન ના હસીમ જય જયકાર હો ભગવાનના હસીમ જય જયકાર હો ભગવાન ના અસિમ જય જયકાર દા ભગવાન ના હસીમ જય દા ભગવાના અસીમ જય જયકાર દાદા ભગવાન ના અસીમ જય જયકાર દાદા ભગવાન ના અસીમ જય જયકાર દાદા ભગવાન ના અસીમ જય જયકાર ભદવાનના હસીમ જય જય કાર ભગવાનના હસીમ જય જયકારો દાદા ભગવાનના હસીમ જય જય તારોદા ભગવાન ના હસીમ જય જય કારો દ ભગવાનના હસીમ જય જય કારવાનના હસીમ જય જયકાર દાદા ભગવાના હસીમ જય જયકાર દા ભગવાનના હસીમ જય જયકાર રાધા ભગવાન અસીમ જય જય કાર ભગવાન હસીમ જય જયકાર દાદા ભગવાન ના હસીમ જય જયકાર દા ભગવાન ના હસીમ જય જયકાર દ